વ્યવસ્થિત શક્તિ જ કરતા છે વ્યવસ્થિત શક્તિ ડખો દખલ ના કરો વ્યવસ્થિત શક્તિ ડખો દખલ ના કરો એવી હે દાદા ભગવાન ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન મને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો મને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સંયોગોને વિતરાગ દ્રષ્ટિ જોવાની જે એકાઉન્ટ થયા હશે જે એકાઉન્ટ ફીડ થયા હશે તે પ્રમાણે દિવસ દરમિયાન માં પ્રમાણે દિવસ દરમિયાન બધા એકાઉન્ટ નો એકાઉન્ટ નો ફાઇલો સંભાવે નિકાલ કરવો છે ફાઇલો સંભાવે નિકાલ કરવો છે દાદા શક્તિ તમે આપો દાદા શક્તિ તમે આપો હવે શુદ્ધાત્મા નું ખાતું એજ મારું ખાતું છે હવે શુદ્ધાત્મા નું ખાતું છે એનાથી જોવા જાણવાની એના થી જોવા જાણવાની શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અને જોવા જાણવાનું ચુકાય તો आने जो जा चुको અને મારાથી પ્રમાદ વજાગૃતિ એ કરીને જોવા જાણવાનું ચુકાય તો તે બદલ જોવા જાણવાનું ચુકાય તો તે બદલ યથાર્થ आलोचना प्रतिक्रमण शक्ति आप शक्ति आप शक्ति आप शक्ति आप शक्ति आप स्वरूप द्रव्य गुण अवस्था थी शुद्ध मारु स्वरूप द्रव्य गुण अवस्था शुद्ध એ અનુભવ માં વર્તાય એવી તે અનુભવ માં વર્તાય એવી શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમારા શ્વાસો શ્વાસ દાદા ભગવાન માટે અમારા શ્વાસો દાદા ભગવાન માટે આજ્ઞા ધર્મ થી જ વપરાય એવી આજ્ઞા ધર્મ થી જ વપરાય એવી શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમારી આજ્ઞા ધર્મ ભક્તિ અમારી આજ્ઞા ધર્મ ભક્તિ મન વચન કાયાની એકતાના મન વચન કયા ની એકતાના દ્રઢ નિર્ણય નિશ્ચય થી ચરમ સીમા ની પૂર્ણતા ને પામે ચરમ સીમા ની પૂર્ણતા શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચિદાનંદ જય સચિદાનંદ્યક્રમમાં અત્યારે સાડા નવ થી સાડા બાર કવિરાજશ્રીના પદો સત્સંગ રહેશે બે થી ત્રણ કીર્તન ભક્તિ ચાર થી સાત પરમ પૂજ્ય કનુદાદાજીનો સત્સંગ કવિરાજના પદો અને રાત્રે સાડા આઠથી સાડા દસ ગરબાનો કાર્યક્રમ રહેશે આવતીકાલે સવારે કેટલા વાગે પહોંચવાનું શરીરબહેન ત્યાં સવારે સાત વાગે ચા નાસ્તો કરીને અહીંયાથી બસ ઉપડશે ભાઈદાસ હોલ જવા માટેની નવ વાગે ત્યાં પહોંચીને આપણું જીવન દર્પણ નૃત્ય નાટિકા ત્યાં આગળ ભાઈદાસ હોલમાં રહેશે ત્યારબાદ બપોરે ત્રણથી ચાર કીર્તન ભક્તિ ને સાડા ચારથી સાડા સત્સંગ પદ આરતી પ્રસાદ પૂર્ણાવતીને પછી બધા જવાનું હે ને નહીં રાખવાના ને બીજું બધાને બસ માં જવા મળશે દસ થી બાર બસો છે એટલે ઉતાવર નહીં કરતા જે મુંબઈ વાળા મહાત્માઓ છે સિદ્ધા ભાઈ હોલમાં પહોંચી જવાનું બારગામ થી આવેલા મહાત્માઓને આ બધી સવલતો મળશે સાડા આઠ છેલ્લી બસ અહિયાંથી ઉપડશે પોપટ સીતારામ બોલ એવું બોલું છું અત્યારે फेब्रुआरी पंदर अने साबजो खास चौबीस कलाकनी कीर्तन भक्ति आप्पुत्रों संयमधाम मुकामें राखा तो बढ़ा महात्मा खास पधारजो जेनामंत्रक है हर्षदभा पटेल अमदावाद दिलीप भाई पटेल मदुराई योगेश भाई शुक्ला अमदावाद प्रवीण भाई पटेल तम नहीं हो फ्लॉरिडा महात्मा है यूएसएना આ મહાત્માઓ એના નિમંત્રક છે દર સાલે લોકો એક કીર્તન ભક્તિ કરાવવાના છે એટલે પંદર સોલની કીર્તન ભક્તિ સિંગોદ મુકામે ત્યારબાદ બાવીસ અને ત્રેવીસની ચોવીસ કલાકની કીર્તન ભક્તિ સુરત મંદિર ઉપર રહેશે જેના નિમંત્રક છે કમુબેન પટેલ મુંબઈના આવ્યા છે નદી કમુબા હારૂ એટલે કમુબેન પટેલ તરફથી બાવીસ ત્રેવીસની કીર્તન ભક્તિ છે हाँ हाँ बधु आए शांति तो राखो उतार बहु करोज तारीख आठ ने नौ फेब्रुआरी ज्ञानलब्धी पर्व जे वोदरा मुका केलनपुर में केलन राख्य है जेनामंत्रक है उषाबेन प्रदीप भाई पटेल शिकागो यूएसएना महात्मा है जे अपना दादा सत्संग वड़ोदरा खर्चिकना खाँचा में एलना આપણે મહાત્મા જે પ્રદીપભાઈ અથવા શિકાગો છે એમના તરફથી જ્ઞાનલબ્ધિ પર્વ આપણે કેલનપુર મુકામે રાખવામાં આવેલો છે હવે કશું રહ્યું હતું કહો વચ્ચે તારીખ બીજી મા પહેલી ને બીજી ચોવીસ કલાકની કીર્તન ભક્તિ મોરબી મુકામે રાખવામાં આવી છે દિનેશ કોણ છે નિમંત્રક પ્રભુભાઈ માલવાણીયા પરિવાર તરફથી રાખવામાં આવી છે ને એની સામે એક બીજી કીર્તન ભક્તિ કેલનપુર ખાતે રાખવામાં આવી છે સ્વભગુભાઈ લંડન એમના નિમિત્તે ધર્મિષ્ઠાબેન પટેલ તરફથી એ કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે બીજું બીજી તારીખનો એક ત્રીજો પ્રોગ્રામ વાંકીપાડા નવાપુર ખાતે સવારે નવથી સાંજે પાંચ સુધીને સત્સંગ સ્વાધ્યાય શિબિર રાખવામાં આવી છે એટલે ત્રણ કાર્યક્રમ છે પહેલી બીજીના દિવસે અને નવમી માર્ચના રોજ રાણી અંબા સોનગઢ જે દાદા ભગવાનનું ધંધાનું ક્ષેત્ર હતું એ ક્ષેત્ર ઉપર આપણે દર વખતે સાલગીરી વખતે રાખવામાં આવે છે તો આ વખતે સોનગઢ નવ માર્ચના રોજ રાખવામાં આવ્યું છે સવારે નવથી પાંચ આગલા દિવસે કોઈ પણ જાતની સગવડ નથી તમારે એકલા રહેવું પડશે જોજો હં એટલે પહોંચી નહીં જતા જેના નિમંત્રક છે નટુભાઈ પટેલ લાસ આયા છે નટુભાઈ નથી આ લાસગના મહાત્મા છે આપણે યુએસએ ના એ દર વખતે સાલગીરીની ઉજવણી કરાવડાવે છે એટલે એમના તરફથી ખરું કઈ તમારું ચિત હોય છે મને લાગે તો ભાઈદાસમાં પહોંચી ગયું લાગે છે પાસ બનાવવામાં જય સચિદાનંદગુરુ સ્વભાવ ગુરુ લઘુ સર્વગ્ન હે ગુરુ લઘુ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સુક્ષ્મિંધ પરમ ગુરુ સત્યમ દિવસ કોટિ દૈવગણ ત્રીસ કોટિ દૈવગણ વિસહિતા સ્વા गतम वीश्वितार्थे स्वागतम जगकल्याणक यज्ञमे સ્વરૂપી મૂર્તમો સી દરપીત ગલતી ભૂલ કો માપી દો ગતિ ભૂલકો the Buddha श्री सिमंदर स्वामी परमात्मा ने सौ प्रथम याद कर लइके अंत दादा आज्ञा में रही ती जगह भाथु बांधी रहा है ज्यादा दर्शन थता आपू केवड़ ज्ञान खुल्लु थी जाए यहाँ श्री सिमंदर स्वामी प्रभु ने अपने सौ प्रथम પ્રાર્થના કરીએ ત્રીકાળે ઉપકારી શ્રી સત અરીહતાણ હાજર છે ત્રિકે ઉપકારી શ્રી સત હંકાર હાજર છે હજી કોઈ આગળ નહીં આવતા ભાઈઓ તોડે છે લાઈન બહેનોમાં કેમ બધા બેસી જાવજો આગળ બેસો તો પહેલા આવીને બેસવાનું ભાઈઓમાં કોઈ લાઈન નથી તોડતું જો બધા જ પોતાની બાઉન્ડ્રીમાં જ બેસે છે આપણે બાઉન્ડ્રી તોડીને આગળ આવી જઈએ થેઠ ખાસ બધી જગ્યાએ ધ્યાન આપવાનું છે આ વસ્તુનું એતારન એક નકકી ચલે છે મારા ગામમાં મોટી આપને કોપી હોય નથી મોટી કોપી નથી બાપરો ને દેખાય ન મને બરોબર આઈ સાગર વરબો મોહલેુ લૂટશે છે કે પાંચ સે મહાત્મા નો અવાજ જરૂર આવે છે કરો ના સ્થાન ભરી ઊંડા જાડુ બોધ ગુંજ છે ધર્મ સ્થાન હિ હો ગૂંચ છે ધર્મ સ્થાન ઓછુ પાણી ઝા તો ત્યાં સૂજ છે ધર્મ સ્થાન ઓ છુપા પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી કાયમ માટે પર ક્ષેત્રમાં પરક્ષેત્રમાં રહેવું એનું નામ પરક્ષેત્ર પરંતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પોતાનું સ્વક્ષેત્ર પ્રાપ્ત થઈ જાય છે સ્વક્ષેત્ર જ્ઞાની પુરુષની અપૂર્વ કૃપા આપણને ખુલ્લું થાય છે છતાં પણ આપણી પાસે વ્યવહાર રહેલો છે વ્યવહાર વીટાયેલો છે ને ક્ષણે ક્ષણ એ વ્યવહાર ઉકલ્યા કરે છે પરંતુ હજુ આપણી અંદર ડિસ્ચાર્જ ભ્રાંતિ પડેલી છે અને આપણને એ પરક્ષેત્રમાં લઈ જવા માટે એમાં મુકામ કરવા માટે મજબૂર કરે છે તો આપણને આત્મા પ્રાપ્ત થયા બાદ પુરુષ બનાયા આપણને તો કે પુરુષે પુરુષાર્થ શું કરવાનો પર ક્ષેત્ર અને ક્ષ ક્ષેત્ર પરક્ષેત્રની અંદર મુકામ ના થવા દે ને ક્ષેત્રમાં રહેવા દે એવો પુરુષાર્થ કરવાનો છે તો કે પરક્ષેત્ર તરફ મુકામ ન થવા દે आतर तप कहे तो आंतरतपना आधार पर क्षेत्र में मुकाम ना थवा देर पर क्षेत्र में रहें करें तो अपन व्यवहार हजू पर अथाम करे केथड़ाम केम एक बीजा सात तो कहते अंदर घाट रहे अथवा तो सामी व्यक्ति अपन करता तरीके हजू देखाए के आज व्यक्ति करे आज व्यक्ति बगाड़े एवं आप भ्रांति भान रहे जो आपने व्यवस्थित शक्ति करता तरीके दखाय तो अथामण में आप सकता नहीं व्यवस्थित शक्ति कहता बदा घाट छूटी जाता हो अ थोड़ा शून्य તો આપણને એવું લાગે છે જો આપણે પરમાનન્ટ છે કાયમ ના છે પરંતુ આ શરીર ક્ષણભંગૂર છે તો કે ક્ષણભંગૂર સમયની અંદર આપણે પોતાનું કામ કાઢી લેવાનું છે તો આ બધી અથડામણોમાં નહીં આવતા પોતાનું કામ કેમ નીકળે દાદા કે કોઈ અથડાવો આવે તો પણ આપણે ના અથડાઈએ આપણે અહીં બેઠા હોય ભૂલતી આપણા ખોરામાં કોઈ આવીને બેહી જાય તો જોવાનું વ્યવસ્થિત શક્તિ આઈ આ શું આઈ થાય છે બને છે ને એવું ધીમે રહી ને ભરાઈ ગયું આખો હોલ ને આપણી પાસે આવી છે બધાને ગમે તેમ કઈ જગ્યા કરી નાખીએ શું કરીએ એટલે બધું આ પરિણામો એના છે માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે સમજી ને આ બધી અથડામણથી દૂર રહેવાનું એટલે કે આ તો જગત बमणवाड़ो है सागरवा सागर, सागर जीव है अंदर मोहनी लहरू निरंतर उठ्याज करे अपनी अंदर मोह ऊब थ करे परंतु ये वक्त हूँ शुद्धात्मा छूँ आ फाइल नंबर एक बड़ी वस्तुओं निकली रही है विनाशी वस्तुओं निकली रही है एटली अपन ने खबर होइए ने अपने परमंट है वस्तु अपन ध्यान में रही जी ભૂલદાખવે છે તે હરાગે તેની પહેલી ભૂલ છે ભૂલદાખવે market nice. hey. થતું નથી આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ અમૂલ્ય છે એ બધાને ખબર છે છતાં પણ એ વિજ્ઞાનનો આપણે જેવો લાભ ઉઠાવવો જોઈએ એવો લાભ નથી ઉઠાવી શકતા એ આપણી મોટી ભૂલ છે તો આપણને હજુ કયા કયા રસો અંદર જમે છે જેને કારણે આપણે આ વિજ્ઞાનની અંદર રહેવા દેતા નથી તો કે આ બધા ક્ષેત્રો વિશે આ એક મોક્ષદાન જે પ્રાપ્ત થયું છે અપૂર્વ છે પૂર્વે આવું ક્યારેય મળ્યું નથી આવા કળિયુગમાં પણ પ્રાપ્ત થાય એવું નથી છતાં પણ આપણે ખૂબ જ પુણ્યશાળી છીએ તો આપણને એવું અગિયારમાં આશ્ચર્ય રૂપ એવું અક્રમ વિજ્ઞાન સહેજા પ્રાપ્ત થઈ ગયું છે अपने ज्ञान लेवा अपने खबर पर नहीं होती कि आपने आ शु वस्तु प्राप्त थाय बेसा बेसी जाइए शुभ तो कहते स्वभाव रसो अंदर ऐसी निकली रहा है पूर्व कर्म उदय आपी ने, ने फल आपे आज तो ते बीजू में कशूच करवा उदयकर्म फल आपे आ फाइल नंबर एक न એણે જે ચિતરેલું એ પ્રમાણે ફળ આપે છે પણ એ ફળને આપણે શું કરવાનું છે તો કે જ્ઞાન ક્રિયાથી એને ફક્ત જોવાનું છે આપણે શું કરવાનું છે તો કે અજ્ઞાન ક્રિયાઓ તો આપણી વપરાઈ જ રહી છે સતત વપરાય છે અજ્ઞાન ક્રિયાઓ ઉઠ્યા ત્યારથી સૂઈએ ત્યાં સુધી બધી અજ્ઞાન ક્રિયાઓ નીકળ્યા જ કરે છે પણ આપણે અજ્ઞાન ક્રિયાઓની અંદર જ્ઞાનક્રિયાનો કેટલો ઉપયોગ કરીએ છીએ જોવાનું છે ક્રિયાનો કોઈ પણ જાતનો કોઈ પણ વાંધો નથી આપણા કરતાં ભગવાનોની પાસે વધારેમાં વધારે ક્રિયાઓ ને મોટામાં મોટા વ્યવહારો હતા છતાં પણ ભગવાન એ બધી ક્રિયાઓમાં વિતરાગ રહ્યા છે જ્ઞાન ક્રિયા વાપરી અને આ જગતથી મુક્ત થઈ ગયા છે તો આપણે એક એક ક્રિયાઓની અંદર જ્ઞાન વપરાવું જોઈએ આપણે ધારો કે જમવા બેઠા બોલી ગયા ત્રિમંત્રને આહારી આહાર કરે છે નિરારી માત્ર તને જાણું છું પછી કોણ જાણે બાજુવાળું જાણતો હશે આપણે તો જાણતા જ નથી કે હાણે કેટલી મીઠાઈ ખાધીને શું ખાધી તો કે ખરેખર એ વખતે આપણા લક્ષ્યમાં રહેવું જોઈએ કે આહારી આહાર કરી રહ્યો છે તે વખતે વાતો ના હોય કનું દાદા જો જમે જાય એવું કહેશે ભાઈ તમે બાજુમાં ખસી જાવું એકલો બેઠો છું મારે કંઈ જરૂર હશે તો મંગાવીશ બોલાવીશ તમને બૂમ પાડીશ એટલે કે પોતે પોતાના ઉપયોગની અંદર કેવા રહે છે તો કે આપણે ખાતી ગળે તો આ ખાસ ઉપયોગ રહેવો જ જોઈએ કે આ એક એક વસ્તુની આપણને તો ખબર પડવી જોઈએ એક એક કર્મની નિર્જરા થતી વખતે આપણે જ્ઞાન ક્રિયા અંદર વપરાવી જોઈએ સતત તો કે પ્રજ્ઞા આપણને ચેતવે છે પણ આપણે હજુ પ્રજ્ઞાનું માનતા નથી ને કારણ કે હજુ આપણે તો આ જગતમાં હજુ મજા આવે છે થોડી શું છે થોડી મજા ઓછી થાય ત્યાર પછી પ્રજ્ઞાનું સાંભળવાનું મન થાય થાય નહીં ને આપણને કંઈ સંસારમાં તકલીફો પડી હોય તો કંઈ બીજા કોઈ કહેતા હોય તો આપણે સાંભળીએ પણ તકલીફ ના પડતી હોય તો કોઈ કહેતું હોય તો એ નથી સાંભળતા એવી રીતે અહીંયા હજુ આપણને મજા પડે છે ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ આપણને બતાવે છે પણ હજુ આપણે સાંભળતા નથી પછી આવજો ને કહે છે આટલી વસ્તુ ભોગવી લેવા દો પછી શાંતિથી તમે આવજો કે છે તો કે આપણે પ્રજ્ઞાશક્તિનું માનવું ये आप बदा रोगों ने कानारी वस्तु आत्मसन्मुख मुक्ति तरफ लई जानी वस्तु प्रज्ञाशक्ति कहते हैं कि मोक्ष मार्ग तो अपन ने हाथ में आप दीदो दादाए पर मोक्षन आनंद क्य वर्ताय तो कहते कि एक एक क्रियाओं ने अंदर ज्ञान वपराय तर अ तो ज आप रोगों निकली रहें समझवा तो ज बदी क्रिया डिस्चार्ज कहवा ને કંઈ ડિસ્ચાર્જ પૂરેપૂરી થતી નથી જ્યાં સુધી તમારા ધ્યાનમાં જોવા જાણવામાં ના હોય ત્યાં સુધીને ને તમે જો આ જ્ઞાનક્રિયા વપરાઈ અંદર તો આપણને અંદર લક્ષ રહ્યું તો કે હું શુદ્ધાત્મા લક્ષ રહ્યું અને શુદ્ધાત્માચું લક્ષ રહ્યું એને ભગવાને શુક્લ ધ્યાન કહેલું છે શાસ્ત્રકારોએ તો ના પાડી કે આ કાળમાં શુક્લ ધ્યાન નથી છતાં પણ દાદાએ કહ્યું કે હું શુદ્ધાત્મા જેટલું લક્ષ રહ્યું ये शुक्ल ध्यान तो कि आ खोड़ू खलास थे शुद्धात्मा छो आखू प्रगट थी जैसे कि विश्वनी अंदर अवस्थाओ तो आया ज करने <coughs> आ विश्व है आ पोता विश्व है कनू दादाजी कहेंता शरीर एज विश्व है अंदर तो के अवस्थाओं बड़ी निकली नीक रही है गुजरी जा रही है परंतु एने अपना स्वरूप में रही है तो, तो कि बीजा बदा स्मृतिओ अपने याद आए रागद्वेश अधीन आए थे ज्ञानी पुरुष याद रह कृपा थी अपने याद रहे स्मृति रही तो आप शुद्धात्मा स्मृति रही कहवाई के केम तो कि के ज्ञापुरुष निरंतर पोता आत्मा की बार क्य पिकलताज नहीं जेटली जटली स्मृति रही એટલી એટલા તમારી અંદર રહેલા ભગવાન પ્રગટ થતા જાય તો કે બીજા બધા યાદ આવે છે ત્યાં સમજી લેવાનું તો કંઈક કંઈ આપણી અંદર ભૂલો પડેલી છે અથવા કંઈક યાદ આવે છે કંઈક એના માટે રાગ છે કંઈ અથવા માટે દ્વેષ છે કે આ ચોંટ છે તો જ કોઈ વ્યક્તિ આપણને યાદ આવે ને કંઈ એમને યાદ આવે નહીં કહે છે એટલે કે જે આપણને નિરંતર દાદાનું નિધિદાસન રહે એમની સ્મૃતિઓ રહ્યા કરે એવું જ અંદર ફિટિંગ કર્યા કરવાનું ઘણી વખત આપણે પાંચ દસ મિનિટ બેઠા હોય તો બેઠા બેઠા જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન કર્યા કરવાનું એ જ આપણને ચિત્ર ચિત્તમાં દેખાયા કરે બીજું કંઈ આવે તો બાજુમાં એ જ દેખાય આપણને અથવા તો બીજી કોઈ વ્યક્તિ એ દેખાય તો શુદ્ધાર્થમાં કહીને આગળ જવા દેવાનું શું કરવાનું એટલે કે જ્ઞાની પુરુષની સ્મૃતિ આપણને આખી ફિટ થઈ જાય અને આપણું કામ નીકળી જાય જ્ઞાની પુરુષ હાજર છે આપણે હજર છે તો આપણે આ ઉતારું આપણે પૂર્ણાહુતિ કરી લેવી છે એ લક્ષ્ય સાથે આપણે જીવન જીવવાનું છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપતો પુત્ર શ્રી પુલિનાનંદજી આપની સાથે વાત કરશે જય સચ જય સચિદાનંદ કોઈને કઈ વાત કરવી હોય તો કરજો એક કાગળ આવ્યું છે બહુ સરસ વાતો થઈ રહી છે કાલે ઘણી સારી વાતો થઈ વિજ્ઞાનની આપણે મોટાભાગે તો બધા મહાત્મા જ ભેગા થયા છીએ અહીંયા અને આ જે અક્રમ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે એનો આપણે આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણું જીવન જે વ્યવહાર ફરજિયાત છે અડધું કાકું એ સારી રીતે આપણે સારી રીતે પસાર થાય આપણી વિકરાકતા ખુલ્લી થાય આપણી આત્મજાગૃતિ વધે મોક્ષ માર્ગ તરફ આપડી પ્રગતિ થાય કેવળ જ્ઞાન તરફ આપણી પ્રગતિ થાય છે નજીક લઈ લઉં ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે એટલે નજીક લઈને હા બસ ઓકે જો આવું ખબર પડી જાય તો કેટલી મજા પડી જાય ને બસ દાદાનું જ્ઞાન બી આ છે કઈ રીતે કયું જ્ઞાન વાપરવું એ શીખી લેવાનું છે પછી બહુ સહેલું છે એને સાચી વાત કીધી કે સ્પીકરની નજીક છે એટલે તમારે મોઢું નજીક રાખવું પડશે કે બહુ સાચી વાત છે વાત કેટલી નાની છે પણ કામ કેટલું મોટું થાય એવું છે એવું દાદાની બી વાત બહુ સીધી સાદી છે જો જાણી લઈએ તો બહુ સરસ કામ આપે એવું છે કોઈને કઈ હા એ પદ નું રેવા દોપા આ એક છે હિન્દી છે તમારું છે એનું છે કોનું છે શ્રેણી વીસ નંબર 182, એટી ટુ ગંભીરતા ગંભીરતા એટલે શું નોન સિરિયસ અને હંડ્રેડ પર્સન્ટ રિસ્પોન્સેબલ ગંભીરતા એ શરીરથી નથી એ તો સ્ટેટ છે હવે આમાં શું કરવાનું ગંભીરતા કે બાર ગંભીરતા મેં ક્યાં કહેના છે તે સ્ટેટ એટલે કેવી છે નોન એટલે શું કેવા માંગે છે કે ટેન્શન ના આવી જાય આપણને ટેન્શન આવી જાય છે ને કે મારે વ્યવહાર કરવાનો હોય ઘરમાં કોઈ બી હોય વડીલો સાથે કરવાનું હોય સાસુ હોય વહુ હોય ભાઈ હોય જે બી હોય ફાધર મધર આપણે સિરિયસ થઈ જાય સાચવી સાચવીને આપણે કરીએ છીએ તો દ્વેષપૂર્વક ચાલે ને એ મને આમ બોલી ગયો હવે હું બીજી વાર આમ બોલીશ એ આમ આવા દે ને મારો ચાન્સ આવા દે ને હું આમ કરીશ તેમ કરીશ એ જે ઊંધું ગળ મથલ ચાલે અથવા બીજી ગળ મથલ ચાલે એટલે આપણે બધું ગોઠવણી કરીએ છીએ સિરિયસલી લઈ લઈએ છે સિરિયસલી એટલે કે આ સાચું જ છે ને મને આમ કહી ગયો ને એટલે હવે એને કરતા જ જોઈએ હું એને બતાવી દેસ એટલે આપણે કરતા થઈ જઈએ એટલે એને એ આસ્પેક્ટથી એ વ્યૂ પોઈન્ટથી એને સિરિયસ કહેવા માગે છે એટલે એવું સિરિયસ થવાની જરૂર નથી એનું ઊંધું પ્રતિપક્ષી શું છે તો કે સહજ થઈ જાઓ સહજતાપૂર્વક વ્યવહાર કરો ગંભીરતા એટલે શું કહેવા માગે છે નિકાલ થઈ જાય મન વચન કાય થી કોઈને દુઃખ નહીં આપવું આપણે બોલીએ છીએ ને હા અને બીજી રીતે કે જે બી પ્રાપ્ત વ્યવહાર અને ફરજ આવી પડ્યો છે લેડીઝ હોય તો ભાઈ એક પત્ની તરીકે મા તરીકે વહુ તરીકે બેન તરીકે જે બી હોય જેન્ટ્સ હોય તો દીકરા તરીકે હસબન્ડ તરીકે જે રીતે એ જે આપણી પ્રાપ્ત ફરજો છે એ સારી રીતે પૂરી થઈ જાય એટલે ગંભીરતા એટલે આપણે એક પ્રકારનું શું કહેવા માગે છે સજાગતા વી મસ્ટ બી અલર્ટ કે આપણે આપણી ફરજ ડ્રામેટિકલી સારી રીતે પૂરી થાય કોઈને આપણા પર ક્લેમ ના રહે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કોઈનો આપણા ઉપર ક્લેમ કે દાવો રે નહીં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે ને હા ભાઈ અમને તમારા તરફથી કંઈ વાંધો નથી એટલે એ બાબતે આપણે એ એ આસ્પેક્ટ એ ગંભીરતા કહેવા માગે છે કે હવે મને શું મળ્યું છે આપણને દાખલા તરીકે આ તો વાત કરીએ છીએ કે મોટો બંગલો મળ્યો હોય આપણે એક બે બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં રહેતા હોય અને સરસ મોટો બંગલો મળ્યો હોય અને બીજા બધા સારા સારા લોકો આજુબાજુ રહેતા હોય તો પછી આપણે કેવા થઈ જઈએ આપણે અલર્ટ થઈ જઈએ ને કે મકાન સાંચવું પડશે આ પાડોશમાં જોવું પડશે કેટલું આપણે સજાગ થઈ જઈએ અથવા ઘરમાં નવી વ્યક્તિ આવે પરણીને બહુ આવે કે ગમે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય વડીલ આવ્યું હોય બારગામથી આપણે કેટલા અલર્ટ થઈ જાય કે નહીં રાખવું ભેટ આપે મોટો કિંમતી એક સોનાનો હાર ને બધું આપવું હોય તો આપણે એને કેટલા આપણે એને સાચવીએ કે નહીં કિંમતી વસ્તુ મને આવી છે આઈ હેવ ટુ બી કેરફુલ એમ તો પછી આપણને અમૂલ્ય એટલી બધી અમૂલ્ય વસ્તુ મળી છે એટલે એ આસ્પેક્ટ આપણે હવે સિરિયસ થવું જોઈએ ઓહો મારે હવે ધ્યાન રાખવું પડશે અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ છે એટલે આપણે જવાબદાર છીએ આપણે જવાબદાર એટલે શું કે હવે આપણે નિકાલી બાબતમાં જવાબદાર છે પોતાની આત્મજાગૃતિ માટે જવાબદાર છે કે જાગૃતિ પણ આવરણ ના આવી જાય અને આપણે પ્રગતિ થાય એમ હમ એટલે ગંભીરતા એટલે શું નોન સિરિયસ એન્ડ હન્ડ્રેડ રિસ્પોન્સિબલ હંડ્રેડ રિસ્પોન્સિબલ એટલે આ રીતે આપણે આપણી જવાબદારી વધીને જાગૃતિ સાચવાની અને નોન સિરિયસ નોન સિરિયસ એટલે એવું કંઈ ટેન્શન કે સ્ટ્રેસ કે ટાઈટ થઈ જવાની જરૂર નથી સહજા સહજ અને શરીરથી નથી આ ગંભીરતા તો સમજ ની વાત છે ને આજે આત્મ પ્રાપ્ત થયા પછી આત્મજાગૃતિ સાચવવાની એક સમજ છે દશા છે સમજી ગયું આવું કેવા માંગ સમજ કો ત્રેવીસ ચોવીસ નંબરની શ્રેણીમાં અઠ્ઠાવન નંબરનું છે ઇન્સ્ટન્ટ બુદ્ધિ પોતે કામમાં ના લે એવી પોતે જાતે કામમાં ના લે એટલે પોતાથી વપરાતી નહીં એવી એ ઇન્સ્ટન્ટ બુદ્ધિ કહેવાય એ નેચરલી કામ કરે છે સ્વયં પોતાથી નહીં વપરાતી છતાં એ કામમાં આવે એટલે આજ આ બુદ્ધિ ઉપર થોડુંક એમનું સૂત્ર છે હું ફરી વાંચી જાઉં જરાક ઇન્સ્ટન્ટ બુદ્ધિ કહે છે દાદાજી ઇન્સ્ટન્ટ બુદ્ધિ એટલે કે પોતે કામમાં ના લે એવી પોતે જાતે કામમાં ના લે ઇન્સ્ટન્ટ બુદ્ધિ એટલે શું ઇન શોટ શું કહેવા માગે છે કે આપણું મન વચન કયા છે મન બુદ્ધિચિત અહંકાર અંતસ્કરણ કરીએ છે અંતસ્કરણની અંદર જે બુદ્ધિનો ભાગ છે ને એક બુદ્ધિ એવી છે કે જે સહજ છે ક્રિયાઓ જે આપણે કરીએ છીએ વ્યવહાર એમાં જે આવશ્યક બુદ્ધિ છે નેસેસરી એ ઈનબિલ્ટ છે અને એની મેં કામ કરવાની જ છે તમે રસોઈ કરવા બેઠા તેમાં મીઠું કેટલું મરચું કેટલું એ તમે ચાખો કરો તો યસ નું બતાવી દેશે બુદ્ધિ ઇન બ છે મારે નહવા જવાય પાણી ગરમ ઠંડુ છે કે આપણે બસ ટ્રેન પકડવાની છે તો એ જે નેસેસરી ભાગ છે એ આપણે ઇનબિલ્ટ લાવ્યા છે એટલે એમાં કંઈ આપણે કરવાનું રહેતું નથી આને ઇન્સ્ટન્ટ બુદ્ધિ કીધી કે ઇટ વિલ ફંક્શન ઓટોમેટિકલી એની મેદે કામ કરશે આપણે કામમાં લેવા જવું નહીં પડે હા ઇન બિલ્ડ છે આ એ નેચરલી એ ઇસે નેચરલી એ એટલે જે દાદા ભગવાને શું કહ્યું આપણે અબૂત થવાનું છે પ્રજ્ઞા નો પ્રકાશ આવ્યો એટલે હવે બુદ્ધિ જરૂર નથી પેલા જ્ઞાન નતું ત્યારે આપણે બુદ્ધિ થી ચાલતા હતા અને વ્યવહાર કરતા હતા અને બુદ્ધિ કામ શું છે તો નફો નુકસાન નફો નુકસાન નફો નુકસાન જ બતાવે એટલે જ્યાં ને ત્યાં નફો નુકસાન બતાવતી હતી ક્યાં નું નફો નુકસાન છે ગરદી ક્યાં ઓછી છે એ ફટફટ ફટફટ નફો નુકસાન જે બતાવે બુદ્ધિ નું કામ છે પણ એ સંસાર નું બતાવે છે નફો નુકસાન મહેમાન આવી ગયા હવે મારે આટલું બધું વપરાય જશે અનાજ દૂધ શાક પાણી કડાક કરીને નફો નુકસાન બતાવનારું જે કામ છે એ બુદ્ધિનું કામ છે પણ સંસારનું છે એટલે ધર્મના પરિભાષામાં એને વિપરીત બુદ્ધિ કહેવાય એને વિપરીત બુદ્ધિ કહેવાય એટલે દાદાજી એક બાજુ કહે છે કે હવે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે વિપરીત બુદ્ધિની જરૂર નથી એ બુદ્ધિના બુદ્ધિ એ ડખો કરે છે અને અબુદ્ધ થવાનું છે દાદા કે અમે અભૂત છે એટલે આ જે વિપરીત બુદ્ધિનો ભાગ છે જેસ બુદ્ધિ છે એટલે જે ઇમોશનલ કરી નાખે છે ને એ ભાગ બધો વિપરીત બુદ્ધિ છે એ એકસ્ટ્રા બુદ્ધિ કહેવાય હવે એ બુદ્ધિ ને જરૂર નથી એમ કેવા માંગે છે એટલે એના પ્રભાવમાં આવવાની જરૂર નથી એમ કહેવા માગે છે એ સિવાય જે નાનો ભાગ છે એ આપણી ક્રિયામાં ઓટોમેટિકલી વણાયેલો ભાગ છે એ તો રહેશે એને એ બાધક નથી એ જે નાનો ભાગ છે એને આમાં આ સૂત્રમાં ઇન્સ્ટન્ટ બુદ્ધિ તરીકે મૂક્યું છે દાદાજીએ વાંચું છું હવે ઇન્સ્ટન્ટ બુદ્ધિ પોતે કામમાં ના લે એવી પોતે જાતે કામમાં ના લે એટલે પોતાથી વપરાતી નથી હવે સમજ પડી બેટા બેટા તો ફટ કરતું લેવા ઇન્સ્ટન્ટ બુદ્ધિ કેવાય એ નેચરલી કામ કરે છે સ્વયં પોતાથી નહીં સ્વયં પોતાથી નહીં વપરાતી છતાં એ કામમાં આવે છે કામમાં આવે છે ને કારણ કે એ બેઝિક ફંક્શનલ નીડ્સ માટે છે અને એક્સ્ટ્રા છે એ એટલે ઇન્સ્ટન્ટ બુદ્ધિ આટલું કહેવા માગે છે જે ઇનબિલ્ટ છે નાઇન્ટી એટ નંબરનું સૂત્ર છે સમ્યક બુદ્ધિ એટલે આ હ્યુમન બોડી છે અને હ્યુમન બોડીથી જે જાય છે તે હ્યુમન લાઈફ જાય સરસ છે ફરીથી વાંચું છું સમ્યક બુદ્ધિ એટલે હ્યુમન બોડી એટલે કે આ જે શરીર છે માનવ શરીર હવે એ જે આ માનવનું શરીર અને એ શરીર સાથે જે આપણું માનવ જીવન જઈ રહ્યું છે એ માનવતા સ્વરૂપે જાય માનવ માનવતા સ્વરૂપે જાય ત્યાં સમ્યક બુદ્ધિ કામ કરે છે અથવા હેલ્પ કરે છે આપણે માણસ છીએ આપણે માનવી જીવન જીવીએ છીએ અને એ જીવનમાં આપણે માનવતાનો ભાગ ખોરવાઈ જાય છે વિપરીત બુદ્ધિના કારણે માનવતા એટલે કે તું માણસ તરીકે તો વિચાર કર જરાક તો બીજાનો વિચાર કર આપણે સ્વાર્થી થઈએ છીએ એટલે માનવતા ખોઈ નાખી જેને કહેવાય અને સૌડી બુદ્ધિ હોય જેને સમ્યક બુદ્ધિ કીધું છે એટલે શું કરે એ પોતાને તો મોક્ષ તરફ લઈ જાય પણ બીજાને દુઃખ ના થાય પરોપકાર ભાગ થાય બીજાને ઓબલાઇઝિંગ નેચર ભાગ છે એ બધું સમય બુદ્ધિમાં જાય કે હું લિફ્ટમાં જાઉં છું અહીંયાથી ફોર એક્ઝામ્પલ સત્સંગપુરી ઓલ્ડ આવ્યા તમે જાઓ હું પછી જઈશ સમ્યુદ્ધિ હવે સમ્યક બુદ્ધિ છે કે ભાઈ ચલો એમને જવા દો એમને જરૂર છે હું પછી જઈશ સમય બુદ્ધિ છે હવે એ સમયક બુદ્ધિ શું કર્યું એક માનવતા દેખાડી આમને જરૂર છે મને જરૂર નથી એટલે સમય બુદ્ધિ હ્યુમન બોડીમાં એટલે આપણા શરીરમાં આપણે હ્યુમન લાઈફ જે છે એટલે માનવ જીવન જે છે થઈ ગયું બીજું કઈ ઓકે હવે કાલે એક આવ્યું એ થોડુંક લઈ લઈએ વચ્ચેથી કોઈને કઈ પૂછવું હોય તો વાત કરજો હા આ તો કેવું છે कि कई क्वेश्चन हो तो बात थे बात में थी पी कजा सज सत्संग थोड़ों फ्लो थे आलो पे अपने बदला बजा सत्संग करें सत्संगों में जाइए छे बधा नक्की करें ज्ञान में आग बे आज्ञा पड़वी है बदाश्चय से बदा बदा आज्ञा पड़ीए भी पड़ता पड़ता आप क्या पावा अपना तज्ञा क्या चूकाई जाए पड़ाती नहीं एक निरीक्षण करने से जी ले प्रोसेस में ए प्रोसेस में आपने आप प्रकृति ओ जैसे अपनी प्रकृति ओर ज खबर पड़े ना प्रकृति में आटलो प्लस पॉइंट है आटलू माइनस पॉइंट है जे मन मोक्षे जवा बाधक बनी रही है एट पुराषाद भाग स्वरूपे आप जागृति जेम जेम वे आपने आ प्रकृति आप प्रकृति आप ओ जाए कई वस्तु आ प्रकृतिनी मोक्ष मार्ग में हेल्पिंग है कई वस्तु मोक्ष मार्ग में आपने अत्य बाधक है क्योंकि अपनी आखी आ प्रकृति पाछला अवतार आप चार्ज करनी आप पची एना पुरुषार्थ करेक्टिव एक्शन ली सकते अपने सौ आप प्रकृति पर खास निरीक्षण होटे આપણને ભૂલો જોતા આવડે કે નહીં ભૂલો જોતા આવડે જ બીજાની જોતા આવડે જ કે નહીં ફૂલ સ્કેપ ભરાય એટલી હમણાં કીધું હોય તમારા ચાર પાંચ જણની ભૂલો બતાવી જોળખીતાઓમાં કેટલી બધી જોશે આપણે એટલે શક્તિ તો છે ભૂલો જોવાની ફક્ત કેમેરા જે બહાર બીજે બહાર છે એને આપણા ઉપર ફોકસ કરવાનો છે આપડી ફાઇલ નંબર એક પર એ જ શક્તિ જો ફોકસ થઈ તો બહુ કામ નીકળી જાય એવું છે જે દાદા ભગવાન કીધું જે કનુ દાદાજી બી વારંવાર કહે છે કે નિરીક્ષણ આપણી ફાઇલ નંબર એક પર હોવું જોઈએ મયુર ભગવાનનો દાખલો આપે છે કે એ નિરંતર વર્ધમાનને શું થઈ રહ્યું છે જોતા અને કાલે બી સત્સંગમાં એ જ વાત થઈ કે આપણને જે સંજોગો મળે છે એ સંજોગોની આપણા ઉપર શું અસર થાય છે આપણને ગમતા મળ્યા આપણને બહુ મજા આવી આપણે ખુશ થયા અથવા ના ગમતા મળ્યા આપણને તકલીફ થઈ આપણને અણગમો ઊભો થયો શું થાય છે એનું સ્ટડી કરવાનું છે સ્ટડી કરતાં કરતાં આપણને પકડાશે કે હવે આમાં વિતરાક કઈ રીતે રહેવું કયું જ્ઞાન અપ્લાય કરી અને સ્ટેબિલાઇઝ થવું કે નોર્માલિટીમાં આપણે ગોઠવી દેવું અવળી સમજણથી અસરો થાય છે પ્રકૃતિ ઉપર એને આજના વર્તમાન જ્ઞાને કરીને એને સવડી કરી અને નોર્મલાઇઝ કરવાની છે વચ્ચે આવી જવાનું છે રાગના પક્ષમાં બી નહીં દ્વેષના પક્ષમાં બી નહીં વચ્ચે વિતરાગ થઈ જવાનું છે એ આખો મર્મ છે આપણે બધા જ્ઞાન સાંભળીએ બધું વાંચીએ બધી કીર્તન જે બી આપણે પુરુષાર્થ કરીએ પછી કીર્તન ભક્તિ કરીએ સામાયિક પ્રતિક્રમણ વાંચન પદ જે બી કરીએ તે અલ્ટિમેટલી ઇટ શૂડ લીડ અલ્ટિમેટલી આપણી જાગૃતિ વધવી જોઈએ આપણો આનંદ વધવો જોઈએ અને આપણો પુરુષાર્થ વધવો જોઈએ અને આપણે કોઈ પણ પ્રકારે પુરુષાર્થ કરીએ આજ્ઞાનો હોય પ્રકૃતિની કંઈ કચાસ કાઢવાનો હોય જાગૃતિ વધારવાનું હોય ગમે તે પુરુષાર્થ જે નક્કી કરો તે એ પુરસાદ કર્યા પછી આપણને આનંદ આવવો જોઈએ એ બહુ જ મહત્ત્વની વાત છે જો આનંદ નહીં આવે તો પુરુષાર્થ કરવાની મજા નહીં આવે અને સમથિંગ ઇઝ રોંગ પુરુષાર્થ કરો એટલે આનંદ આવવો જ જોઈએ હવે આનંદ આવવો જોઈએ જરૂરી છે એટલા માટે હું કહું છું કે આપણે એક સામાન્ય વ્યવહારનો દાખલો બી આપણને એક અનુભવ સામાન્ય નાનો છે જ ને શિયાળાનો ટાઈમ હોય એટલે બધા નક્કી કરીએ ચલો સરસ સિઝન છે આપણે રોજ સવારે વહેલા ઉઠીશું વોક લેવા જઈશું અથવા કોઈ કંઈ હું યોગા કરીશ એક્સરસાઇઝ કરીશ એટલે હોશે હોશે બીજાનું જોઈ પોતાનું નક્કી કરી પાંચ વાગ્યાનો સાડા ચારનો વહેલો વહેલો અલારામ ઉગશે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ મોર્નિંગ વોક કર્યા આવશે છઠ્ઠે દિવસે અલારામ વાગશે અને એ ગોધરાણી નીચે જ હશે કેમ એવું કેમ કંટાળો આવ્યો તો કે મજા નથી આવતી યાર મજા ના આવે અથવા કંઈ લાભ ના દેખાય તો એ પ્રોસેસ અટકી જાય બંધ થઈ જાય પણ જો મજા આવે તો ઇટ વિલ કન્ટિન્યુ એવી જ રીતે આપણો બી જે છે જે આપણે જ્ઞાને કરીને સમજીએ છીએ એ પુરુષાર્થ કરવામાં મજા આવી જોઈએ કંઈક ફાયદો જણાવવો જોઈએ તો એ કન્ટિન્યુ રહેશે અને પછી ક્યુમ્યુલેટીવ પ્રોસેસ થશે પુરસાદ કર્યો મજા આવી મજા આવી એટલે વધારે પુરસાદ કરવાનો મન થયો વધારે પુરુષાદ કરવાનો મન થયો એટલે વધારે મજા આવી અને વધારે પુરુષાદ એમ કરતાં કરતાં એકવાર એક સાયકલમાં ચડી જશું ને પછી સટસટ સટસટ પ્રગતિ થશે અત્યારે તો સત્સંગ સાંભળ સાંભળ કર્યો એટલે બે દિવસ હવા ભરાઈ જાય બે દિવસ ઘરમાં બધા નિર્દોષ દેખાશે ત્રીજે દિવસે હતા ત્યાં ત્યાં એટલે મજા આવી બહુ જરૂરી છે કંઈક અવશે આનંદ આવવો જોઈએ કંઈક હળવાશ અનુભવવી જોઈએ કંઈક નિરાકૂળતા આવી જોઈએ હવે સુકામ આવવી જોઈએ એ નેચરલ પ્રોસેસ છે આપણું શરીર જે આપણી અંદર આત્મા છે એના ઉપર એક આવરણનું કામ કરે છે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું ત્યારે અંશ આવરણ તોડી આવ્યું પ્રજ્ઞાનો પ્રકાશ ખુલ્લો થઈ ગયો એટલે આપણને થોડોક આનંદ આવવા જો હવે જેમ જેમ પુરુષાર્થ થાય એટલે શું થાય છે કે આપણે કોઈ કચાશ દૂર કરીએ છીએ કંઈક ક્રોધમાનમાં લોકો દૂર કરીએ છીએ કંઈક નબળાઈઓ દૂર થાય છે એટલે આવરણ તૂટે છે અને આવરણ તૂટે એટલે પ્રકાશ બહાર વધારે આવે જે આત્માનો આનંદ છે એ બહાર આવે ને આવે છે જેમ વા આપણે ચોમાસું હોય ત્યારે વાદળથી વાદળો એકદમ ઘેરાઈ જાય સૂર્ય ઢંકાઈ જાય એટલે અંધારું જેવું થઈ જાય પછી જરાક વાદળ થોડાક સેપરેટ થાય તો તરત બહાર કિરણ આવે એવી રીતે આપડા બી આ જે આવરણરૂપી વાદળ છે જે આપણી કચાશો કયો ક્રોધમાનમાં લો કયો જે કયો તે એ જરાક ખસે તો ફટકડતો આત્માનો આનંદ બહાર આવે અને આપણને સ્પર્શ થાય એટલે થવું જોઈએ એટલે વિજ્ઞાન બહુ સરસ છે બહુ સારી રીતે આવ્યું છે અને પુરુષાર્થ લીડ ટુ આનંદ જો નથી થતું તો કાતો પુરુષાદ બરાબર થતો નથી અથવા પુરુષાદ થતો નથી પણ મજા આવે અને જ્યારે એ આનંદનો સ્વાદ આવશે પછી એ આનંદનો વધારે સ્વાદ લેવા માટે વધારે એ આત્મપુરસાદ કરવાનું મન થશે અને આપણે એ તરફ જશું અને જ્યાં સુધી એ આનંદ નથી આવ્યો ત્યાં સુધી બહારથી સુખ લેવાની જે વૃત્તિ છે એ ચાલુ રહેશે બહારથી સુખ એટલે આપણે ઇન્દ્રિયનો સુખ હજી પીઝાની મજા આવશે હજી મોલમાં જવાની મજા આવશે હજી કપડાં પહેરવાની મજા આવશે હજી જે ઇન્દ્રિય સુખથી આપણે ટેવાયેલા છીએ ડિસ્ચાર્જ ભાગમાં ભલે હજી એમાં મજા રહ્યા જ કરશે એન્ડ દેટ વિલ સ્ટીલ બી અ બ્લોક મને કહેવાય અંદરનું સુખ ચાલુ થશે પછી બહારનું ફીકું થઈ જશે બંધ નહીં થઈ જાય પણ ફીકું થઈ જશે અને એ કરતાં કરતાં પછી મોડું થતું થતું એક ડિસ્ચાર્જ મો ખરતો જશે અને આ બાજુ આત્મજાગૃતિ આત્મઅનુભવ આત્મઉલ્લાસ વધતો જશે એટલે આખી જે પુરુષાર્થની દિશા છે જેને આપણે રોડ મેપ કહીએ ધીસ ઇઝ ધ વે ઇટ શૂડ બી આપણી થિંકિંગ અંદરથી ક્લિયર હોવું જોઈએ કે ધીસ ઇઝ વેર આઈ એમ હું અહીંયા છું અને મારે ત્યાં પહોંચવાનું છે અને એ પહોંચવા માટેનો રસ્તો આ છે પછી આપણે આપણી રીતે ચાલ્યા કર્યા સૌની પ્રકૃતિ જુદી સૌના સંજોગ જુદા એટલે સૌ પોતપોતાની રીતે એના પુરુષાર્થ ગોઠવી શકે છે અને ના સમજ પડતી હોય તો છેવટે એક એક દાદા પાસે શક્તિ તો માગી જ શકે છે કે હે દાદા બસ મને આગળ વધવાની શક્તિ આપો તો એ શક્તિ દ્વારા બી શું પડશે શું કરવું જોઈએ અને એ કરવા માટે શક્તિ પણ મળશે અને એ પ્રમાણે પુરુષાર્થ પણ એટલે એક પાયાની વાત થોડીક કે પુરુષાર્થ શું છે સત્સંગ સેના માટે સાંભળીએ છીએ આ વિધિ કીર્તનભક્તિ આરતી એટસેટ્રા એટસેટ્રા સેના માટે કરીએ છીએ આ ફાઇલ નંબર એક આ પ્રકૃતિને શુદ્ધ કરવા કે ચોખ્ખી કરવા માટે છેવટે આ બધા પરમાણુઓ છે એ પરમાણુ ચોખ્ખા કરવાના છે ત્યારે જે નિર્જરા થશે ડીમેગ્નેટાઇઝ થશે અને ત્યારે જ કેવળ જ્ઞાન ખુલશે કેવળ જ્ઞાન ખુલ્લો કરવાની આખી જે પ્રોસેસ છે તે પ્રોસેસ આજ છે ખ્યાલ એટલે બહુ બેક ઓફ ધ માઇન્ડ આ બધાએ ખાસ રાખવાનું છે હવે કાલે એક જે પ્રશ્ન આવ્યો હતો એનું થોડુંક આપણે લઈ લઈએ છીએ ડૉક્ટર આવ્યા છે ક્યાં છે આવ્યું બેટર એ બે ચાર વાક્ય લાવ્યા છે સેજ લઈ લઈએ છે આપણે સમભાવે નિકાલ એ ક્રિયા નથી શુદ્ધાત્માના ખાતાની કાળજી છે समभावे निकाल एक कई क्रिया नहीं शुद्धात्मा खाता की काड़ी है बराबर है बहुत करेक्ट बात है संभाव्य निकाल ए कं भी बनो जनरली प्रतिकूल हज़ी अनुकूल लेवल में तो हज़ी सम्भावे ने फाइल ने बुध याद आगना स्टेज पर आ जनरली अतरे प्रतिकूल हो ના ગમતી વ્યક્તિ ના ગમતા સંજોગ અને ત્યાં હાય શું કરીશ ઓલો તો આવો છે ને ઓલી આવી છે ને આલો આમ ને તેમ એ જે ઉછાળા મારે છે એ ઉછાળાને ઇમીજિએટલી સમાવવા માટે દાદાજી કહે છે ભાઈ આ ફાઇલ છે એમ તું પહેલાં મૂકી દે અને આનો એ સંભાવ્ય નિકાલ કરવો છે એવી ભાવના કરજે બસ ફક્ત ભાવ જ કરવાનો છે કે આનો સંભાવ્ય નિકાલ કરવો છે એ ભાવ કર્યો એ જ પુરુષાર્થ છે એ જ આજ્ઞાપાલન છે એટલે ભાવ કર્યો એટલે ઓટોમેટિકલી પોતાની નિરાકૂળતા ઉત્પન્ન થશે ફર્સ્ટ અને પછી એ નિરાકૂળતા આપણે જ્યાં ભાવ કરીએ એ ભાવના સ્પંદન સામેની વ્યક્તિ પર પહોંચે છે અને એનો બી આપણી સાથેનું જે હોય એ આખું મોડો પડી જાય છે ચીકણો હિસાબ હોય તો ચિકાસ બધી આખી હળવી થઈ જાય છે એટલે એ રીતે ઇન ધેટ એ એ આશય થી એ કોઈ ક્રિયા નથી એમાં કાંઈ કરવાનું નથી મારે અથવા આપણે એનો નિકાલ કરવા જવાનું નથી નિકાલ તો હિસાબને આધીન થશે જે આપણો હિસાબ હશે ત્યારે એ વ્યક્તિ કે વ્યવહારનો નિકાલ થશે પણ અંદરની જે સમજણ છે આ ભાવ કર્યો એ ભાવ કર્યો એ હિટર્થ પુરુષાર્થ છે અને ત્યાં જ ઇન્સ્ટન્ટ આપણને ઓલું થઈ જાય ઇન્સ્ટન્ટ વિતરાગતા આવી જાય ઇન્સ્ટન્ટ નિરાકૂળતા આવી જાય એટલે શું થઈ ગયું વિતરાકતા નિરાકુરતા આવી ગયા એટલે શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા થઈ ગઈ એટલે એ શુદ્ધાત્માના ખાતાની કાળજી એટલે શું કહેવા માગે છે કે આપણને જે હું શુદ્ધાત્મા છું એ જે જાગૃતિ ઉત્પન્ન થઈ છે પછી વ્યવહાર આવ્યો એ વ્યવહારમાં અહીંયા ક્યાં આવ્યો માથાનો દુખાવો અડધો કલાક બગાડશે મારો એ ભાગ ઊભો થયો એટલે આખા આત્મજાગૃતિ પર આવરણ આવી ગયું કારણ કે પોત સામે કરતાં જ જોયો સામે વ્યક્તિ દેખાય સામે પ્રકૃતિ દેખાય હવે ત્યાં તમે આ ફાઇલ આવી બોલો એટલે એ આખું બધું ડાઉન થઈ ગયું અને ડાઉન થઈ ગયું એટલે પાછી જે આત્મજાગૃતિ હતી એ પછી ફટાક કરતી આવી ગઈ એટલે એ રીતે આમાં કહેવા માગે છે કે સંભાવે નિકાલ એ કોઈ ક્રિયા નથી પણ શુદ્ધાત્માના ખાતાની કાળજી છે आत्मजागृति कागे ओके बराबर आम बीजे वच्चे कोई ने कई पूछो तो पूछो हाँ बीजू जेम जेम निकाल थो जाए सहजिकता प्रगट थती जाए एट्ले शू के प्रकृति नॉर्मालिटी आती जाए આ કણુંધાન સૂત્ર છે કે જેમ જેમ નિકાલ થતો જાય તેમ તેમ સાહજિકતા પ્રગટ થતી જાય એ તો સ્વભાવ એ તો સ્વાભાવિક છે ને કે જેમ જેમ આપણી જે ફાઇલો છે રોજ રોજનો વ્યવહાર છે એક એકનો નિકાલ થાય એટલે આપણે સહજ થતા જઈએ એટલે પ્રકૃતિની નોર્માલિટી આવતી જાય નોર્માલિટી એટલે આપણે એલિવેટે ના થઈએ ને ડિપ્રેસે ના થાય બહુ કામ આવી ઘરે હું શું કરીશ કેમ કરીશ તો એ ઓલું થઈ જાય અથવા કે કાંઈ કામ જ નથી તો સાવ સૂતો રહે ને આડસું થઈ જાય એ અદર એન્ડ છે એટલે કોઈ બી એક છેડે ના જાય માણસ અને નોર્મલ રહ્યા જ કરે એવું કહેવા માગે છે એટલે સંયમ આવી જાય સંયમ આવી જાય સંયમ નહીં સંયમ નહીં સંયમ વસ્તુ જુદી કસાય ના સંયમને સંયમ કયો છે આ સાહજિકતા કહેવાય છે સાહજિકતા પ્રકૃતિ સહજ થઈ જાય એટલે સવારે ઉઠ્યા તે રાત સુધીમાં જે જે એપિસોડ્સ પ્રસંગો માણસો વ્યક્તિઓ સંજોગ આવે ને એને બહુ ઇઝીલી સહજરૂપે લઈ શકે મારે મેં સાધારણ ઉઠ્યો અને મેં પ્લાનિંગ કર્યું મારે સવારે નવ વાગે આ કામ છે પછી દસ વાગે બે વાગે આમ છે આમ કામ હોય પછી અચાનક બાર વાગે ફોન આવ્યો ભાઈ એક્સ એક્સપાયર થઈ ગયા અને ત્રણ વાગે કાઢી જવાના છે એટલે શું થઈ ગયું એમ આપણા માટે એક અર્જન્ટ વ્યવહાર આવી ગયો ભાઈ બધું કામ પડતું મૂકી હવે એમના ઘરે જવું પડશે ઇટ ઇઝ અ ડિસ્ટર્બન્સ ઇન ધી પ્લાન્ટ શેડ્યુલ એમ હવે આ કેવું છે કે આ જાગૃતિ ન હોય તો પછી સહજ લઈ લે ચલો હવે આ આવી જ પડેલું છે તો આપણે આ કરીએ છીએ જાય છે એટલે બધા જ બધા જ જેને કહેવાય ને સંજોગોને આપણે સહજાસહજ લઈ શકીએ છીએ સાહજિકતા ઉપર કહેવા માગે છે સાહજિકતા જેમ જેમ નિકાલ એટલે બેઝિકલી શું નિકાલ કરવાનો છો ખબર છે આપણી અંદરનો જે કચરો છે ને એનો નિકાલ થાય આપણી જે અણસમજણ છે પ્રાઇમરલી પ્રાઇમરલી આપણી જે અણસમજણ છે અથવા આપણી આડાઈઓ કયો પકડ કયો પોતાપણું કયો એનો નિકાલ થાય ને ત્યારે આપણે સહજ થઈ જાય આ વી ફ્લોટ અરાઉન્ડ ધ સિચ્યુએશન્સ આપણે સજાસજ સંજોગને આધીન આપણે એક્સેપ્ટ કરતા જઈએ હેં મારું પોતા માણું બહુ સ્ટ્રોંગ હોય તો હું ડિસ્ટર્બ થઈ જાઉં આ ક્યાં આવ્યું હોય છે હું કામ કરતો હોઉં ને અચાનક ફોન આવે ને ડોર વેલ તો અરે આ કોણ આવ્યું એમ મારી એક છે ડિઝાઇન કે હું કરું ત્યારે મને કોઈ ડિસ્ટર્બ ના કરે હવે એ મારી ડિઝાઇન નીકળી જાય અથવા ડાઉન થઈ જાય અને પછી કામ કરતાં કરતાં કોઈ મને એકદમ વાગે તો આઈ વિલ નોટ બી ડિસ્ટર્બડ એટલે જે નિકાલનો ભાગ છે ને એ આ છે આપણી અંદર નહીં સમજણો અથવા બધા બ્લોક્સ જેને કહેવાય એટલે આપણે સ્વચ્છતા પ્રગટ થતી જાય વી ટાઈક ઇડ ને આઈ ઈટ મારી સાથે થતું હતું હું કોઈ બી કામ કરતો ક્યારેક કમ્પ્યુટર પર થોડુંક બેઠો ક્યારેક થોડુંક લખવા બેઠો ક્યારેક કંઈક વાંચવા બેઠો અને કોઈક મને એકદમ ધાડ કરતો ફોન આવી જાય કે કોઈક બોલાવે ને તો આઈ યુસ ટુ ગેટ ડિસ્ટર્બ અરે યાર ક્યાં બોલે પછી એક બે વાર થયો એટલે મી સમથિંગ ઇઝ રોંગ હવે આમાં કંઈક કરવું પડશે એટલે પછી ગોઠવાયો કેમ ભાઈ ડિસ્ટર્બ થઈ ગયા આ ફાઇલ નથી આવી એટલે આપણે જાત સાથે જ કહેવાનું ફાઇલ છે આ તો પછી બીજી વાર જ્યારે આવી રીતના કરતો અને કંઈક આવ્યો તો તરત મૂકી દઉં ભાઈ ચાલો ભાઈ ફાઇલ આવી એટલે આઈ ડોન્ટ ગેટ ડિસ્ટર્બ ભાઈ શું કહો છો તમે એ જે કોઈ માણસ હોય તો એનો જવાબ આપી દે ફોન હોય તો એને અટેન્ડ કરીએ ડોર વહેલો તો એને અટેન્ડ કરીએ એટલે જે હું ડિસ્ટર્બ થઈ જતો હતો એ ભાગ નીકળી ગયો આઈ કુ ટેક ઇટ ઇઝ આ તો એક મારો દાખલો મારી પ્રકૃતિનો એક ખૂણો મે કઈ રીતે કાઢ્યો એની વાત છે એવી જ રીતે આપણે આપણી રીતે જોઈ લેવાનું કે આપણે ક્યાં હલી જઈએ છે શોર્ટ ઓફ ફાઇલ નંબર એક હલી જાય છે અને એને કઈ રીતે સ્થિર અથવા નોર્માલિટીમાં લાવવાની એટલે એ એ રીતે એનો નિકાલ થતો જશે એમ એમ સાહજિકતા પ્રગટ થતી જશે પ્રકૃતિ નોર્માલિટી તરફ જતી રહેશે મન વચન હવે આગળ હા મન વચન કાયાના પરમાણુ પરમાણુ ઇફેક્ટિવ છે સાયન્સ શું કરે છે શું કહે છે શું કહે છે સાયન્સ શું કહે છે ઇફેક્ટ કેમ અનુભવો છો ઇફેક્ટ માત્ર જાણવાની છે ઓકે ફરીથી વાંચું મન વચન કાયાના પરમાણુ ઇફેક્ટિવ છે ઇફેક્ટિવ એટલે અસર કરે છે અસર કરે છે સાયન્સ શું કહે છે એટલે વિજ્ઞાન શું કહે છે તો કે ઇફેક્ટ કેમ અનુભવો છો ઇફેક્ટ માત્રને જાણવાની છે ઇફેક્ટ માત્ર એ તો આપણું આપણી આજનું આપણને જે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું એના પછી એ જ કહેવા માગે છે કે આપણે શું બને છે એને જુઓ અને જાણો જસ્ટ ઓબ્ઝર્વ વોટ ઇઝ હેપનિંગ અને અસર થાય છે તો અસર કોને થાય છે એને જુઓ અને જાણો એમ કહે છે અસર થશે થશે ને થશે યુ કેન નોટ અવોઇડ ઇટ મન વચન કયા ઇફેક્ટિવ છે જ આપણે એ રીતે ચાર્જ કરેલું છે ને માટે જેવા જેવા ભાવે ચાર્જ કરેલું છે એવા એવા ભાવે આજે પરિણામ અથવા ઇફેક્ટ આપશે આપશે ને આપશે આપણો પુરુષાર્થ ક્યાં સમાયેલો છે તો કે આપણે એને જોઈ શકીએ છીએ એઝ અ ઓબ્ઝર્વર એઝ અ નેબરર અને એ ઓબ્ઝર્વ કરી શકશું એટલે પછી એની અસરથી આપણે મુક્ત થઈશું મને કહી ગયો એ ભાગ ના આવે આને કહી ગયો એ ભાગ આવે એ લેવલ સુધી જવાનું છે કોઈ માણસ કેવો હોય જરાક કંઈક બોલે ને તરત ગરમ થઈ જાય કોઈનો મિજાજ બહુ ગુસ્સેવાળો હોય અને કોક કેવી પ્રકૃતિ હોય કે ગમે એટલે બોલો ને એને બહુ અકળામણ ના થાય ટેક ઇટ શાંત જ હોય હવે કોઈ શાંત છે કે કોઈ ઉગ્ર સ્વભાવનો છે એ એવું ચાર્જ કરીને આવેલો છે ગયા ઉતારનું એટલે અત્યારે એ અસરો બતાવશે એનું શરીર અસર બતાવશે અને એ અસર તો આવશે જ વધારે અથવા ઓછી જેમ કોઈને તડકો સહન થાય જ નહીં કોઈને વાંધો ના આવે એટલે એ લઈને આવેલું છે તડકો તો એ જ છે કોઈને વધારે અસર કરશે કોઈને ઓછી અસર કરશે એટલે એ ઇફેક્ટ છે આપણે એને ફક્ત જાણવાનું છે એવું આખું કહેવા માગે છે આની અંદર એટલે ફાઇલ નંબર એકને જે ઇફેક્ટ થાય છે એક્ઝેક્ટલી પણ હવે જોજો હા રિમેમ્બર જોવાની છે એટલે શું એ બહુ સમજવું જરૂરી છે ફાઇલ નંબર એકને ઇફેક્ટ થાય છે મને બોલી ગયો ને આ હું બોલી ગયો ને મેં ઇફેક્ટ થઈને મેં જોઈ લીધું દેટ ઇઝ નોટ કોલ જોયેલું ટીવી જોઉં છું આ તો ફાઇલ નંબર એક જોવે છે ને હું ક્યાં જોઉં છું હું તો સિદ્ધાર્થમાં છું ને તો ફાઇલ નંબર એક જુએ છે ને જોઉં છું સમજાવે that is not joelu <laughs> that is not joelu ad durupya karo ke ene ha hai ha dada bahut saras samjayo aa kada navmi amtawani ma che it is a very beautiful dada ke dada aa starting ma ke dada hu a jo cho dada ke ha baravach baravo che dare thabardhu padh je karta tha pachi koi jara kotrelo કે જોયેલું કોને કહેવાય તો જોયેલું કોને કહેવાય ઇન ધ ટ્રુ સેન્સ કે આત્મજાગૃતિ કરીને ફાઇલ નંબર એકને જોયેલું કોને કહેવાય તો કયો બોલો ફાઇલ નંબર એક રસ ટીવી જુએ છે અને જાગૃતિ છે ટીવી જુએ છે પણ કોઈ ક્યાં બંધ કરતી નથી જોવાનું અથવા પોતે નક્કી કરે હવે નથી જોવું તો એ બંધ કરી શકે હી હેઝ ધી કંટ્રોલ ઓવર ધી પ્રકૃતિ અને એને વાળવું હોય તો વાળી શકે એને જોયેલું કહેવાય જોયેલું હોય એટલે છૂટા રહીને જોયેલું કહેવાય અને છૂટા રહીને જોયેલું ક્યારે કહેવાય તો અમે છૂટા હોતો અને છૂટાની ડેફિનેશન શું કે સામેનાને વાળી શકાય પ્રકૃતિ કંઈક કરતી હોય અને આપણે જોવામાં આવ્યું હોય અને એને વાળવી હોય રિવર્સ લેવી હોય તો લઈ શકાય એને ખરું જોયેલું કહેવાય આ તો ખાય છે ને હું જોઉં છું જો કોઈ લઈ લે ત્યારે નથી ખાવાનું તો અકડામણ ન થવી જોઈએ એને જોયેલું કહેવાય છૂટા રહીને સ સંયોગ પર આધાર સંયોગ પર આધાર છે ત્યાં સુધી મહેનત છે ચ્યુઅલી આગળ પાછળ એનું રેફરન્સ હશે આની હા સંયોગ પર ત્યાં સુધી મહેનત છે એટલે આપણે કોઈ કોઈના પર ડિપેન્ડન્ટ હોય એટલે આપણે વધારે પુશિંગ એન્ડ ફ્રોડિંગ તો કરવું પડે ભાઈ તું આમ કરજે તેમ કરજે કે આ સંયોગ થશે તો મારું કામ થાય કે બધું છે એટલે એ આસ્પેક્ટથી એમ મહેનત કહેવાય અને સંયોગ પર આધાર નથી તો મહેનત નથી એટલે શોર્ટ ઓફ થોડુંક શું કહેવાય કે જે પુરુષાર્થ અને પ્રારબ્ધ કહેવા માગે છે ને સમથિંગ લાઈક દેટ પુરુષાર્થ કોને કહેવાય જે ઇન્ડિપેન્ડન્ટ હોય કોઈ પણ સંયોગો ઉપર ડિપેન્ડન્ટ ના હોય એ ભાગને પુરુષાર્થ કહેવાય અને જે સંજોગને આધીન છે ત્યાં પછી ક્રિયા હોય વીઆર વન ઓફ ધી એવિડન્સીસ ને પછી એમાં મહેનત આવી શકે છે આવી શકે એટલે એવું છે એવું કહેવાય કે વિતરાગતા હોય તો આ સંજોગ પર આધાર ના આવે એવું ખરું વિતરાગતા રહેવી અથવા આપણી જે જાગૃતિનો ભાગ છે હાજી એ એ સંજોગને આધીન નથી બરાબર વિતરાગતા રાખવી અથવા લેટમી સે આપણે આપણું નક્કી પણ મારે આજ્ઞા પાડવી છે અને આત્મજાગૃતિ સાચવવી એ સંજોગને આધીન નથી એ આપણો સ્વતંત્ર પુરુષાર્થનો ભાગ છે એટલું એનો આખો સારાંશ આવે છે એડવોકેટ વિનેશ જોશી કોણ છે એડવોકેટ વિનેશ જોશી ક્વેશ્ચન છે કોનો છે હા ઓકે એક્સપ્લેન વિથ એન એક્ઝામ્પલ ધ પ્રતિક્રમણ એન્ડ ધી પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ એટલે શું માફી માગવી બહુ જનરલ શબ્દોમાં હં બહુ જનરલ શબ્દોમાં કેવું હોય ને પ્રતિક્રમણ એટલે પાપ ધોવાનો સાબુ આપણાથી ભૂલ થઈ જાય આપણાથી મન વચનકાયથી કોઈને દુઃખ આપી જાય એનું નામ પાપ કહેવાય અને પાપને ધોવું હોય સાફ કરવું હોય તો એને એનો ઉપાય પ્રતિક્રમણ છે પ્રતિક્રમણમાં એની મેડી જાય છે દાદા ભગવાન શીખવાડે છે પ્રકૃતિનો ફોટો ખૂણે ખૂણા દો જયારે આપડી અંદર દર્શન આવે નહીં અને આપણને જ એનો ફોટો આપણી અંદર અંદર આપણે જ આપણને ના દેખાઈએ એમાંથી મજા શું આવે તો દાદા ભગવાને ઔરંગાબાદમાં એક પ્રયોગ કરેલો આ બુદ્ધિ પ્રકાશ હતા કહી માલું મેં પ્રકૃતિક આ ફોટો તે બધાને પચાસ મિનિટ જ ગૂંઠાણું કે પધા અમે આરામ કરીશ તો હું તો કરી લાવો છો તમે કનું ભાઈ પછી બધું થઈ ગયું બધાને પૂછ્યું તને શું તારું કેમનો ફોટા પડે શું થયું બધા પોતપોતાનો જવાબ આપ્યો નહીં લખી લાવો છો કે છે કાગળ લખ્યા પછી તે વખતે કવિરાજ જેમ સમય જાય આપણે ઓળખાતા ભગવાન ખીલે થોડો ખુલ્લો થાય છે કનુભાઈ ને પૂછ્યું તમે કશું આપ્યું લખ્યું લખ્યું એમ નથી આપ્યું ના દાદા લખ્યું બહુ સરસ પ્રયોગ હતો નહિ ચાલીસ પચાસ જણ હતા બહુ લખ્યા હતા પાના પંદર પેજ લખેલો દાદા નહીં વંચાય પણ બધાને વાંચ્યા હતા પછી વરસ તો યાદ નથી અમને પણ ઔરંગાબાદનો એક પ્રયોગ થયો હતો એમની ઈચ્છા છે કવિરાજ કે માર્ગ ખુલી રહ્યા જો વીરના જે છે તે આજના એ પ્રવર્તમાન વીર શાસનના આત્મિક અનુશાસનમાં આજના કળિયુગમાં આપણા દાદા ભગ આપણે દાદા ભગવાને આખા ભારત વર્ષને ત્રણ મંત્રની એમના મારફતે જે ભેટ મળીએ આપણને એ બહુ મોટું કુદરતી બહુ પ્રમાણ છે બહુ મોટું પ્રમાણ છે અને આ અસંગઠિત થઈ ગયેલું ભારત જે આજે આટલું મોટું આટલા મોટા સ્વરૂપે એક સ્વરૂપે હતું જ નહીં ક્યારે છૂટું છૂટું હતું એવા આજે શુંગ્રથિત થાય બધી રીતે એની આ ભેટ છે આપણે ત્રણ મંત્રોની અને એમાં પણ અસર્પણીકાર આખો છે આજે અસર્પણિકાર એટલે વેદાંતમાં કાળચક્રમાં તેમજ જૈન દર્શનમાં જે કાળચક્ર છે વિતરાગ ભગવંતોનું એ બહુ સૂક્ષ્મતમ છે સૂક્ષ્મતમ છે એટલે દ્રવ્યને સ્થુળતમ તે સૂક્ષ્મતમ સુધી બધી જ સમજ આપે છે શિકારચક્ર એ ભગવાનના પ્રકાશમાં આખું વર્ણર આવેલું બહુ સુંદર રીતે આપે છે અને એ ભગવતની વાણી મહાવીર ભગવાનનીકળી ગણધરો સમક્ષ એમના પ્રશ્નો થયા એના પ્રશ્નો કહેવાય એ પ્રશ્નો કહેવાય બધા પણ એવા પ્રશ્નો એકદમ તો થઈ શકે નહીં આજે આ બહુ મુશ્કેલ છે પરંતુ એ પ્રશ્નો આગળ જે નીકળ્યું એમનું પાંચમું અંગ આજે પાછળથી સૂત્ર સ્વરૂપે ઓળખાયું કવિ આટલું જાળવું છે ભગવતી સૂત્ર તો કે ગૌતમ સ્વામી પૂછે છે ભગવાનને કે ભગવાન કે છે પછી જીવ જીવ શાસ્ત્ર માટે જીવવિજ્ઞાન માટે ભગવાન પૃથ્વી કાહી જીવો છે તેમને પણ શ્વસન ક્રિયા છે આવું પૂછ્યું તો કે હા ગૌતમ પૃથ્વી કાહી જીવોને પણ આપણા મનુષ્યો જેવી શ્વસન ક્રિયા છે પણ મનુષ્યોને જે પ્રકારની છે એ પ્રકારની નથી પણ છે ખરી ત્યાં શ્વસન ક્રિયા છે એટલે એનું જીવ પ્રમાણ આપે છે એમાંથી સ્થુલતા આવે છે ધીમે ધીમે વિકાસ થતી બહુ સુંદર સમજાવ્યું છે એમને એટલે અવસરપણિકાળમાં આ પદ આપણે કવિરાત નીકળી ગયું છે આપણું અદભુત હમ અદભુત એમાં આ એમની નેતાગીરીમાં મારા આપતા પુત્રો સાહેબેની નેતાગીરીમાં બધાને સંઘને સુંદર માર્ગદર્શન મળે હા કે માર્ગદર્શન લેવાના તમે હા પછી આપવું પડશે પાછું લઈએ તો આપવું જ પડે ને એ ધંધો એવો છે આખો એટલે એના માટે બહુ સુંદર પદ છે એમનો ભાવના છે લઈએ આજે સરું લઈશું તો આ તો ટાઈમ લેશે એટલે આ બધો સત્સંગનો ટાઈમ એક જરાક બરાબર છે નિરંજન ભાઈ કાલે બધા પછી બીજા પ્રસંગે અને કવિરાજ એ સત્સંગ ચાલે જ છે તમે અહીંયા આવો બે અઠવાડિયામાં બે વખત સત્સંગ ચાલે છે અને ત્યાં આગળ પણ આપણે ટૂંક આપણા દલપતભાઈન તો એકાદ વખત હોય છે એટલે આ તમે જરૂર આવો પ્રશ્નો પૂછવા બધું કરો તમે ત્યાં અને આપણને જરૂર લાગે સમજવાની જ્યાં જરૂર લાગે પુરુષે પૂછાય નહીં ત્યાં સુધી કશું આપણી પાસે આપણને શું પ્રાપ્ત થાય આ વસ્તુ છે આપતો પુત્રો આવે પૂછો અને કદાચ કોઈ સમજ ના પડે તે વખતે મૂકી દેવાનું પણ કંઈ આપણે એક અંદર એકબીજામાં વાદ વિવાદમાં પડવું નહીં તો કે આ કજ પડે એટલું કંઈ નહીં કોઈને એમ પછી કરીએ વાત એમ કરીને ઠારી દેવું હંમેશા સમજાયું ને એકદમ તો ના સમજ પડે પણ થોડી ઘણી પડી હોય એના પરથી આપણે દાદાએ કહ્યું છે એમ સમજી લેવું જોઈએ કે આટલી સમજ પડે બીજું રહેશે બીજું કાંઈક ખિસ્સા મૂકી રાખજે ભાઈ એનો વખત આવશે તને બહાર નીકળીને તેને સમજ આપશે આવું કહ્યું છે દાદાએ તો એમના માટે પરમપુરુષ માટે પણ આપણે પણ અત્યારે આપણે આવી રીતે એકબીજા સાથે છીએ વડીલો છે કવિરાજ છે આપ્તપુત્રો છે અને મહાત્માને જેમજ્યા જેમને અનુભવ એ બધા પ્રમાણથી બધા જ સંઘ આને જ કયો શું કહ્યું રેખા સંઘ આને જ કયો સંઘ એટલે આપણા સતનો સંઘ જ્યારે સતત રહ્યા કરે છે ત્યારે જ એ સ્વરૂપે ખીલે છે ત્યાં સિવાય નહીં એટલે સંઘ વિજયને ફૂલડા ભેરું છે કવિદાસ કહે છે સંઘ વિજયને સચ્ચિદાનંદ સ્વરૂપને ચાલો ચલાવિરા માર ખુલી રહ્યા છો અમે પોતે ભલે મંજિલે નથી પહોંચી શક્યા પણ અનેકોને એ મંજિલનો માર્ગ બતાવી દીધો છે અને માર્ગે ચડાવી પણ દીધા છે ુલી રહ્યા જો વીરના માર ખુલી રહ જોલા વીરતા ધમ ધમેરતી જો ધમ ધમે कंकमे कम काय तो कंकमे कम सूर वीर छोड़े नहीं सीरता सूर वीर छोड़े नहीं सीरता मारत खुली रहा जो મેં કૂરવીર છોડે નહી સૂરવીર છોડે णी जागृति ने धन्य युवावृत्त जागृति ने धन्य जगत कल्याणधारी युवा ने धन्य जगत कल्याणधारी युवा ने ભ્રષ્ટાચાર વિરોધી ના સેનાની ધન્ય છે ભ્રષ્ટાચાર વિરોધી ના સેનાની ધન્ય છે દાદાજી ગાન ધારી મહા ધન્ય છે દાદાજી ના ધન મહા ધન્ય છે દાદાજી ગાન મહા ને ધન્ય છે દાજી મહા ને ધન્ય છે નાદો પ્રચંડ નથી ૂલ ટુટ્યો પ્રચંડ પુજા સીહ કા છડા ટોખાવી પડસે કીણ માં છડા ટોખાવી પડસે કીણ માં જેતો પેલો ફૂલ તૂટ્યો જેતો પેલો ફૂલ તૂટ્યો નથી હજી શ્વાસ ખૂટ્યો નથી હજી શ્વાસ ખૂટ્યો વા બોજ પીડા દેશે કીણ માં સાપુર પીડા દેશે જો મીર ના જો વીર ના જો વીર લાવ વીરતા વીરતા જો ધમધમે ધરતી જો ધમ ધમે કાયર તો કમ કમે તો કમ તમે વીર છોડે નહે વીરતા છોડે જળ થશે મહાવીરે કૃષ્ણ સુદર્શન થો ને કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનો ને કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનો કૃષ્ણ સુદર્શન થશે भ्रष्टाचारी सामे आंदोलन तसे सीमा भ्रष्टाचारी चल सीमा भ्रष्टाचारी समय आंदोलन तसे सीमा भ्रष्टाचारी भ्रष्टाचार कर्मदंडो पकड़ से भ्रष्टाचार लाल चुने कर्म दंडो पकड़ हतु, लोक निष्ठावन सज्ज नो कृष्ण सुदर संत से भ्रष्टाचारी सांसे ભ્રષ્ટાચાર્યો લાલ ચૂને કર્મ દંડો પકડશે ભ્રષ્ટાચાર્યો લાલ ચૂને કર્મ દંડ પકડશે મહાવીરે જળ થશે મહાવીરે ભાગ્યું હતું લોક વાકા જળતશે તસે નિષ્ઠાવાન કૃષ્ણ સુદર્શન થશે નિષ્ઠાવાન સજ્જનો કૃષ્ણ સુદર્શન माँ भ्रष्टाचारी सामे आंदोलन भ्रष्टाचार कर्मदंडो पकड़ छे भ्रष्टाचार पकड़ छे पकड़ाया चुनेगारिलना पकड़ाया चुनेगारिलना જો પોતાનો કોઈ ગુનો ન હોય કે દોષ ન હોય તો જન્મ થાય જ નહીં ભોગવે છે તેની ભૂલ ભીડ માં छुनेकार होनेिल हो हो हो। हो। भूल पीड़ा भूल भस्म ग्रही पकड़ थी भस्म ग्रही पकड़ थी हानिवृद्धि नियम थी તેજી મંદી નિયમી પૂર્ણ નિર્માણ ધર્મ સિદ્ધતા પૂર્ણ નિર્માણ ધર્મ સિદ્ધતા હો જો વીરના હોરયા વીરના હો જો વીરલા વીરતા वीरता धरती जो धमध में धरती जो धमध में आयर तो कम कमे आयर तु कम शूर वीर छोड़े नहीं सीरता ધન્ય છે કોઈ અસલ પદ રચ ખીલ્યાજે ચાલો કંડારવાની ચાલો રસિક ભાઈ ખીલ્યા લઈશું આને આજે આનો સત્સંગ લઈએ આપડા ભાવના થઈ કે આપડે કવિરાજ ના પદો નું આપણે કઈ થયું નથી શું કરીશું પછી પરીક્ષા આપણે અહીંયા આગળ પ્રોજેક્ટ બાકી જ છે એ તો તે ખુલ્લો થઈ ગયો ખુલ્લો થઈ ગયો છે આપણા ડૉક્ટર બાલાજી આવ્યા છે બધાને બહુ આનંદ આવે છે અને આ પદો કવિરા ધીમે ધીમે અમુક પદો તો છે કે જે બધાને સર્વસામાન્ય બહુ સુંદર કામ લાગે એવા છે એ હિન્દી ભાષામાંય થશે હિન્દી ભાષામાંય થશે અને એનું અંગ્રેજી રૂપાંતર કોઈ એવા કવિત્વવાળા હશે ને એમનાથી થઈ જશે જરૂર થશે આપણી નાગરદાદાની પૌત્રી શીલા શૈલા શૈલા એ ગજબની છોકરી છે ગજબની છે કવિરાજ એ છોકરીનું અમે ઓગણીસો અઠ્યાસીથી જોતા આવ્યા છે અને એને જે તપમાં એ તપેલી છે એનું પરિણામ છે મેં બહુ એને જોઈ છે બધી જ રીતે અને એને મારી જોડે બધું જ એને ખુલ્લા રાખ્યું છે તો એને એટલી તપમાં તપેલી છે ગજબની તો આજે એનું પરિણામ બહુ સુંદર છે બોલો એના ત્રણ બાળકોને એને જે સુંદર રીતે સંસ્કાર આપ્યા છે અને એક વખતે મધર્સ ડે અમેરિકામાં ઉજવાય ને ત્યારે એના ત્રણ બાળકો બે બાર જ ભણતા હતા ત્યારે કે એને બધર્સ ડે બબુ એ લોકો યાદ કરે ને એમને અને એમનું પોતાનું વિનય બધો એ બતાવે બધા કાગળો લખે ત્યારે એના જવાબમાં એ લખે છે કે મધર્સ જવાબમાં એ લોકો બધર પાસે કૃપા માગે આશીર્વાદ માગે અમને કંઈક આપતું કંઈક આપ બાથું તો કહે કે મારી પાસે આ તમને ત્રણેયને આપવાનું એક જ ભાથું છે અને એને આ દાદાનું અક્રમ વિજ્ઞાન જ આપ્યું બધું આ દાદાનું અક્રમ વિજ્ઞાન એક જ ભાગ અને શાહ સાહેબને કહ્યું કે આને અક્રમ વિજ્ઞાન આવવા દો છે હજુ એની પાસે પત્ર આપણા બધા મહાત્મા અમે વાંચે ને તો પેરેન્ટ્સ અને બાળકોને બંનેને બહુ જ એકબીજા ફાયદો વદાન થાય બહુ સરસ છે હા મને રસી કોઈ બહુ મજાનું છે મધર્સ ડે મારું શું મારી પાસે બીજું કશું નથી હું આ આપી શકું જે મારી પાસ નતું અને મને ખજાનો મળ્યો જે ક્યારેય ખૂટેવો નથી એ તમે લો અને તમારા અમે ખજાનો જ ખુલ્લો કરો કે છે ચાલો હવે આપણે આપદ લઈએ સાહેબ બરાબર એ તો વચમાં પ્રસાદી આવક નહીં થોડી હવે બધું જે આપણે ઘી ના લાડવા ખાઈએ તો થોડું તીખું જોઈએ ને ચાલો અદ્ભુત પદ છે આ કવિરાજ મારખ ખુરી લેજો પણ એટલું સરસ છે કે શાસન રૂપી વીર શાસન દીર્ઘકાળનું છે દીર્ઘકાળનું એકવીસ વર્ષ નું શાસન છે પરંતુ કાળ આપણે આજના જમાનામાં જે મિનિટ સેકન્ડો ગણીએ મિનિટ ને કલાક ને આમાં ગણીએ છીએ ને એવું ત્યાં હોય છે ખરું પણ એના પ્રમાણો બધા જુદા હોય છે આટલો જ ફરક છે બીજું કશું નથી આખું કાળચક્ર એવું છે સાહેબ આખું કાળચક્ર વિદાનમાં પણ એ સાત ભાગ ચાર ચાર ને ભાગમાં વેચેલું છે અને જૈનમાં સૂક્ષ્મતાએ કરીને બાર ભાગમાં વેચેલું છે હમ બાર ભાગમાં હમ અને હકીકતમાં એ બાર ગુણાક બહુ મહત્વનો છે બાર ગુણાક એ ભગવાનની નિકટ પહોંચી ગયાનો એનો સૂચક છે ભગવાનની જોડેને જોડે અને ત્યાં જ આગળ આખી બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એ આપણી ભાષામાં નરસિંહ નરસરિયાજી અને વેદાંતમાં પણ અને એમાં બધા છે જ અને વિતરાગોમાં તો વિતરાગ પુરુષે વિતરાગ ભાવે આપણે રહીએ અને બાકી રહેલું પૂદગલ એના નાચને નાટક એવું સુંદર રીતે જોવાનું લહો મળે બાર બારવા ગુણસ્થાનમાં દાદા ભગવાને જે અશક્ય છે એનાથી શક્ય થયું આપણને બધાને કે બાળમાં આ ગુણસ્થાનમાં પહેલાં ચરણમાં મૂકી દે છે પહેલાં ચરણમાં પહેલું ચરણ એટલું છે કે ત્યાર પછી ત્રીજા પગથ્ય મિત્રા ગુભા છે ત્રીજા પગથ્ય એટલે પહેલા પગથ્ય મૂક્યા સાથી કે તમે અમને દાદા ભગવાન છો એના દર્શન કરી શકો આખા અને પહેલા પગથ્ય એવા રહો તમે તમને આજ્ઞામાં મૂકી દીધા છે તમારી પોતાના ચર્મ ચક્ષુ છે છતાં પણ કે તમે આ વ્યવહારથી રહી ગયા બાકી કેવી રીતે શુદ્ધાત્ પ્રાપ્ત થયું અમારાથી અમારાથી બોલીએ છીએ કે અમે તો આપ્યું જ નથી દાદાને ક્યાંથી આપણે શું સમજવા એમને તો કહી રહ્યા છે દાદા અમે બોલા અમે પછીથી પકડાઈ દઈ દાદા વિતરાગ શ્યાદ વાણી અને દેશના સ્વરૂપ વાણી આવી જ હોય છે હંમેશા આવી જ હોય છે એટલે મારક ખુરી ગયા જો વીરના વીર મહાવીર અને મહાવીરની જૈન સમાજ તો જાણે જ પરંતુ બધામાં જ તો ખ્યાલ થોડો એટલે કવિરાજ માહિર ભગવાનના સમયમાં એમના સમકાલીન બુદ્ધ ભગવાન હતા મોટા થોડા પરંતુ એ પણ આત્મા માટે જ હતા પણ આત્માની શોધમાં આ પ્રિન્સ રાજકુમાર તરીકે જન્મ્યા અને રાજા બહુ થયું કે મારો વારસદાર જન્મ્યો છે ને આ વારસા નહીં સાચવે તો રાજનું શું થશે એની હંમેશા છોકરાને મધરને બહુ કહેવાય છે મધર છોકરાને ઓળખી જાય છે રાજા આટલા એના બિચારા બિચાર બચ્ચું કુરું બાળક છે અને કડક કેમ થતા હશે શું એટલે રાજા તો એને કહે નહીં તું ક્ષત્રિય રાણી છું તારે આમ જ રહેવું પડે પણ છોકરા આમ જ કયા કરવાનો છે લડવા કરવાનો તલા બધું ચલાવવા શત્ર એટલે બધું પણ છેવટે વ્યવસ્થિત બનવાનું બની જ રહે એમની નજરે એ જાય ત્યારે પ્રિન્સ સાહેબ ફરવા જાય બધા સૈનિકો હોય બધા પેલા સેનાપતિ જોડે જ હોય કે કોઈને દુખિયારું એને નજરે પડવું જોઈએ પણ શું થાય તે ભૂલે છું કે કંઈ રહી ગયેલું નજર પડી ગઈ અરે હું અહીંયા ના આવે આ બે જુદા છીએ એને બાગ આવું ને મારે ભાગ આવું જો ચાલું થઈ ગયું એને એમાં એમ કરતાં કરતાં કરતાં એમની પણ એ વ્યવહાર શ્રેણી મંડાય છે શુદ્ધતાની હમ તે આખું મન મન બધા થરો ઊંચા કરીને બુદ્ધિના સ્તરમાં એટલા ઊંચા પહોંચી જાય છે કે છેલ્લા થરમાં જો બુદ્ધિનું સ્તર વનગ્યું હોત તો દાદા ભગવાનના વચનો છે કે એમને કેવું જ્ઞાન હતું એટલું નજીક હતા પરંતુ આયુ કર્મ કોઈને છોડતું નથી અને એ સ્ટેજમાં હોય છે અને ત્યાં જ એ આવ્યું કર્મ પૂરું થાય છે અને બુદ્ધ તરીકે સ્થિર થઈ જાય છે ત્યાં એટલે પાછું અમારા પુરુષો તો જાય જરૂર આવે પણ પાછું બધું કરવું પડે છે આ કર્મની ગતિ બહુ અકળ છે બહુ અકળ છે આટલે બધે બહુ સમજાયું એટલે મનના બધા સ્તરો બુદ્ધિના સ્તરો આ ડિસ્ચાર્જ અહંકારના બધા જ પ્રકારો બધી રીતે એ બધું પાર આપણને કરી દે એવું આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું મળ્યું છે આપણને અને એટલા માટે જ આ માર્ગ ખુલી ગયા જો વીરના આ કારણથી આ કવિરાજને શું દાદ દાદાને જોઈ લીધા તે નીકળી પડ્યું અને આપતો પુત્રો બધાને એમનું તો પછી બહુ જુદું છે પાછું બધું આખું એમનો શું એટલે આપડે લઈએ રસિક ભાઈ તમારું પેલું તમારું પેલું કાઠિયાવાડી રાગમાં ગાતા હતા ને હા એમનું બહુ હતું પછી એમને બોલાવીએ છીએ આપડે પછી બોલાવીએ છીએ એટલે મારક ખુલી ગયા જો વીરના એ આ કળિયુગમાં આ સતયુગી પ્રકાશ આપનારો મારક ખુલ્યો છે એમાં પ્રકાશમાન હોય છે પરંતુ એને પ્રકાશમાન રહે અને એ બધાને લાભ આપી શકે એવા એને પ્રકાશિત કરનારા જ્યાં સુધી અહીંયા આવે નહીં એવા શાસનના અધિકારી શું કહ્યું શાસન અધિકારી હોય છે માલિક નથી માલિક માલિકી વગર ના પણ શાસન અધિકારી અધિકારી એ જ હોય કે જે ગાદી પર બેઠા છે શાસન અધિકારી એ દાદા ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થયા કેવા કે શ્રીમદજીના વચનોમાં આવ્યું છે એમને આયુષ્ય બધું લથડ્યું એમને નજીકના પૂછે છે કે પ્રભુ આપ કહેતા હતા બે ચાર લાખ અમારાથી આ ધર્મ પામશે અને અવની ઉપર ધર્મનું પ્રકાશમાન થઈ જશે તો આપનું આયુષ્ય કથર છે તો હવે આનું શું તો કે પચાસ વર્ષે પચાસ વર્ષે એ ખુલ્લા થશે આવશે જ અને દાદા શ્રીમદ્નું અંતિમ કાળ અને દાદા ભગવાનનો જન્મકાળ એનો પચાસથી સાઠ વર્ષનો દોષ પરંતુ આવું આપણે કહીએ તો શું બધા કહેશે કે આ ગોઠવીને દીધું એવું કહેશે એટલે દાદા એ ભગવાને કહ્યું કે અમુક વાતો એવી છે બઉ ના કેવી જાહેરમાં ના કેવી તમારે કારણ કે દુઃખ પહોંચે પાછુંભાઈ દુઃખ પહોંચે આપણા બાચેસ્ટર સમતા સમતા બા તે અમને કે આ શ્રીમદ છે ને તે તમે સમજાવી શકશો પાછા મને કઈ પુસ્તક આપે વાતો કરાવે ત્યાં માં હા આ બાજુ એવા શ્રીમદ્ના ભક્ત અમને મનુભાઈ આપણા ડાલટનમાં મળેલા અને અમિત સાહેબ હાજર હતા એમનો મોટો એક ઇરાનીનો મોટો મેલ હતો એમને લઈ લીધેલો ત્યાં રહેતા હતા શું તેમાં એમને શ્રીમદ્ધનું ઘણું બધું ભાવ હતું આ અને કહે છે કે આ અદ્ભુત છે નકું બરોબર છે પરંતુ એ સમજવામાં કેટલા સહેલા છે તો આપ જાણો કે નહીં કે ના સાહેબ બહુ મુશ્કેલી પડે સમજ બહુ અગ્ર શું વાત કરો છો શ્રીમદ જાતે આવીને તમને સમજાવો ઈઝી થઈ જાય કે નહીં પણ એ તો ક્યાંથી આવેલો આપણે પુસ્તક વાંચીએ જોઈએ કલાક નીકળ્યો એમ શાળા બધા બધા આપતો પુત્ર અમને ખ્યાલ નથી પણ ડાલ વસંતભાઈ એટલે લઈ ગયા અદભુત કે છે એટલે દાદા ભગવાન વડવા ગયેલા આ બધું નિકરસ વાંધો નહીં ને સુરેશભાઈ વડવા ગયેલા અમે ચંદ્રકાંત ગાડીને બધા લઈ જતા બે ત્રણ ચાર ગાડી હતા ત્રણ ગાડી હશે તે કે ચાલો જ જઈએ આપણે તે બે દિવસ મુકામ કરેલો તે રાતે બપોર પછી જઈને રૂમ મળી ગઈ રહ્યા બધા રૂમ મળી બધા ભક્તિ કરી સત્સંગ કર્યો અને સાંજે જમવાના ટાઈમે દાદા એ કહ્યું કે અહીંયા તો સવાર થયું એટલે દાદા ભગવાને તો અરવિંદભાઈ મોકલ્યા કારણ કે જ્યાં ખંભાતનું ચવાણું લઈ આવ્યા છે ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત છે ચવાણું લઈ આ ક્યાં છે ચવાણું લઈ બધે નાસ્તા બાસ્તા કર્યા આતે અને રહ્યા બપોર સુધી રહ્યા અને બપોર સુધી રહ્યા અને બપોરે તે વખત જે વડીલ ત્યાં વાંચન કરતા હતા શ્રીમદનું એનું નામ તો મને યાદ નથી પણ એ વડીલ હતા તે વખતે અને ત્યારે શ્રીમદ્ધ પેલો ઉપર છે ને નીચે આપણે દેરાસર છે દાદાનું અને ઉપર ત્યાં બધા ત્યાં બેસે વાંચન કરે બધા બેસે ભક્તિ તો તે વખતે જમાણુનાથન રૂમમાં જ બધા બેઠા અને બધું કર્યું તારે કહ્યું એમને પેલા મુનિમને કહ્યું મુનિમ રાખાયા છે હંમેશા જૈન દર્શનમાં છે કે મુનિમ તો આચરવા જોઈએ આપણું સ્તર પવિત્ર છે સચવાવું જોઈએ શું દ્રષ્ટિઓ કશું બોલે નહીં સીધા દ્રષ્ટિઓ તો એને કહી દે કે તારે આ અમારા વતી એને બહુ વધારે ખરાબ શબ્દો ના વપરાય પણ કોઈને આમ ભોંકમાં જેવું ના લાગે પણ એવો અવાજ કાઢવો તમારે ક્યાં છે એ તપાસ રાખજો અમારા સ્થળ છે તેમ હું મેં તે કહું કે કોણ છે બધા અમે સાંભળ્યું છે કોઈ આવ્યા છે બધા તે હા છે તો આજે આવ્યા નથી ભક્તિ જ આવે છે તેમને કહેવામાં આવ્યું કે અહીંયા આગળ અહીંયા ભક્તિ હોય ચાલતી હોય અત્યારે વડીલ છે ને તો આવવું જ જોઈએ તમારે એ અહીંયા બધા નિયમ અને અહીંયા બધા નિયમો બધા પાલન કરવા જ જોઈએ અને વ્યવહાર સાચો છે વ્યવહાર ખોટો નથી વ્યવહાર ક્યારે ખોટો હતો કવિરાજ મને ખો બોલો ને ક્યારે ખોટો હતો જે વ્યવહાર ક્યારેય ખોટો ના હોય તે જ વ્યવહાર હોઈ શકે છે નહીં તો વ્યવહાર હોઈ શકે નહીં કોઈ દિવસે આ વ્યવહારનો વ્યવહાર સ્વરૂપે હોવાનો એક સનાતન સિદ્ધાંત છે પરીક્ષ સાહેબ ખરું કારણ કે વ્યવહાર હતો છે ને હંમેશા રહેવાનો અને એ છે તો જગત છે ને તો જગત કંઈથી આવ્યું આવ્યું કંઈથી જગત હમ એટલે બીજે દિવસે દાદાએ કયું ચાલો સવારના પૂરમાં ચાલના ટાઈમે જેને બધા પી આપણે પછી નવાનું છે નહીં લો બધું બધું ઝીણું ઝીણું ઘણું બધું હતું પરંતુ પછી કયું ચાલો આપણે શ્રીમદજીના મંદિરમાં દર્શન કરી આવીએ બધું જોયું બધું પછી ડેરાસરજીમાં લઈ ગયા પ્રતિક્રમણો બધા એકબીજાને પુષ્કર કરાવડાયા તે વખત એ પહેલા વહેલું થયું હતું મોટું પણ દરેક દસ હતા સવિતાભાઈ રંજન રંજન નહી હોય તો પછી બપોરે ચાલો આપણે સમય થાય ટાઈમ જાણી લીધો બે વાગ્યા એટલે તરત જ પહોંચી ગયા દાદા કે ચાલો પહોંચી જવું જોઈએ તે આવે ત્યારે પહેલાં પહોંચીને દાદા આગળ બેઠા પાસે બેસી ગયા અને આવ્યા અને વાંચન ચાલુ જે પ્રથા હતી એ પ્રમાણે કરીને વાંચન પછી ચાલુ કર્યું કૃપાળદેવના પુસ્તકનું વાંચન ચાલ્યું અને દાદા આગળ હતા તે શ્રીમદજી ઈડરમાં મુનિઓને કહે છે કે તમે સિદ્ધ દશાનું દર્શન કરવું છે સિદ્ધ સ્વરૂપનું તરત જ પેલું હતી શિલા ઉપર પાંચ પાંચ છ ફૂટ હતી એની પર ચઢીને તરત એટલા તે વખતે બરાબર સ્વાસ્થ્ય નહોતું હા હું છેલ્લે આવે છી ડરમાં છેલ્લો પ્રસંગ છે આ તરત જ બેસી જાય અને એ ચડે છે એ તો જ્યારે ફરફટ તમે પેલું સમજ શિખર ચડ્યા હતા ને એવું પેલા હું તો આશ્ચર્ય પામી ગો કાંઈ કે એક ટૂંક કોઈ બાકી નથી થઈ એમની એક કઈ ટૂંક અમે તો જેમ તેમ પછી આટલું તો કર્યું નક્કી કર્યું હતું કે બેઠા કલાક વાંચન થયું એ થયા બી થઈ દીકરી પછી રૂમ પર ગયા ચાર સમય પછી અને રૂમ પર જઈને કહ્યું કે દાદા દાદા શ્રીમદનું વાંચન ચાલતું હતું જે રીતે માર્ગ કર્યો અને પછી પૂછ્યું દાદા અમે તો ઊંચા નીચા થઈ જતા હતા એક બાજુ વાંચ્યા તમે આમ જાણે કે એના શિષ્ય શિષ્ય પરમ શિષ્ય થઈ ગયા કૃપાળ દુઃખ ખરો જ ને પણ અને કૃપા ઉદય કોણ છે આ અદ્ભુત ચરમસીમા એમને આપણને દાખલા સ્વરૂપે બતાવી તો મહારક ખુલી ગયા વીરના આપણા સર્વ મહાત્માઓ માટે આ જ પ્રકારે છે સર્વ મહાત્માઓ માટે અને આપણા માટે જે આ લોકસંજ્ઞાને બધી પ્રકારની લોકસંજ્ઞાઓને પહોંચી વળી શકીએ આપણે આપણા વ્યવહારમાં કે આપણે એમાંથી આયા છીએ રજૂ એની અસરો પડ્યા કરે છે બધી રહ્યા કરે છે એ બધી અને એનું આ શુદ્ધાત્માનું આપણા શુદ્ધાત્મા ભાવે આ મન વચનકાયાની નબળીઓ હાથે આપણે રહ્યા છીએ એમાં એની સામે વીરતાએ કરીને રહેવાનો આપણને શું અવસર મળ્યો છે એવી રીતે આપણે વીર થયા છીએ એટલા માટે વિરલાઓ કહ્યું એટલે કે હવે વિરલા બતાવજો ગમે તેવું અરવા ફરવાનું ગમે તેનું હોય એમાં એ બધા ધમધમાવજો જીતેન્દ્રિય તો થઈ ગયા છો પણ હવે જીત મોહ આવ્યા છો તો પછી આવી રીતે દમધમાવજો ચલાવ્યું નહી ચાલે અને આવી રીતે આપડી અહિંસક સુરવીરતામાં આપણને મૂકી દીધા છે કેવી અહિંસક સુરવીરતા એ સુરવીરતા આપણી શુદ્ધાત્મા સ્થિરતાને ન ડગાવી શકે અને છોડીએ પણ નહીં આપણે એ આપણો પુરુષાર્થ છે આજ્ઞાધર્મનો યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે એટલે આજે જે જે મહાત્માઓને મહાત્મા પદ મળ્યું છે એવું મહાત્મા પદ એ દશા છે એટલે કે મહાત્માની મહાત્મા પદ તરીકેની મહાત્માની દશાએ કરીને જે દશા છે અને એ રીતે મહાત્મા છે નહીં કે દેહે કરીને એ કરીને નહીં એની દશાએ કરીને અંતર આત્મા દશાએ કરીને જે અવસર મળતા જ જોકે આ કળિયુગમાં મળવો બહુ મુશ્કેલ છે થોડો તો અવસર મળતા જ પરમાત્માની ભજના કરતું કરી કર્યા કરે છે પરમાત્માની અવસર મળવો જોઈએ કે શુદ્ધ આત્માનું સ્તુતિ ચાલુ થયા જ કરે થાય ને સાહેબ અવસર મળવો જોઈએ શું અને અવસર મળતા તો હશે હું માનું છું કદાચ પણ આપણે એમાં ફુરસદ નથી રહી આવ્યો ફુરસદ નથી આવતી બહુ દાદા તો શોધી કાઢતા ફ્રી ટાઈમ કેટલા બધા દ્રષ્ટાંતથી બતાવ્યું છે એમને પોતાનો ફ્રી ટાઈમ હમ તો યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે કે આપણે આ મહાત્મા દશાએ કરીને ધર્માત્મા એટલે કે લૌકિક માર્ગમાં લૌકિક સંત પુરુષોનું જે ધર્મા કરીએ છીએ અને ગણધર દેવોના આધારે કેટલા બધા વ્યવહારમાં હતા જુઓ આજે ચંદન બાળા કેટલી નાની વયમાં એની પ્રથમ આચાર્ય કોઈ દિવસ બન્યું નથી આચાર્ય પ્રથમ મોટી ક્રાંતિ કરી કારણ કે આ સમય બધો ત્રેસઠ સલાકા પુરુષો જન્મ પામે છે સ્ત્રી એટલે આ ચાર અંગમાં પણ બહુ સુંદર વાત કરેલી છે શું સ્ત્રીને વખોડવાની નથી પરંતુ આપણે સ્ત્રીમાં સ્ત્રીત્વ પણ જોઈએ છે સ્ત્રી તે આપણી વિભાવના જોડે રહીએ એ તો આપણને લાખ આપણને એની જોડે પોતાના દ્વંદમાં મુકાવશે બહુ કરશે પણ એમાં આયા વગર થઈ શકે જો કૃષ્ણ ભગવાન આજે કેટલા અદભુત અદભુત અને મહાભારત ના યુદ્ધમાં એક છે આટલા મોટા સમર્થ રાજ અને પાછું જીજા નો ભાઈ ખરો પાછો હતો જીજા તેના ભાઈને ભારતના સંબંધો છે તો ભારત વર્ષના હિમાસીની એની કાકીની દીકરી દીકરી ખબર ના પડે બંને પક્ષે તો કે લઈએ તો પેલો પેહલો પેલો પહોંચી જાય છે હંમેશા એવું જ બને આમ અને આ કાર બને જેને મજબૂત થયો થોડો અલાઈ નાખીને ઢીલો કરવો ને ત્યાં પહોંચી જાય અને પેલો આજ્ઞા કરી વિનય જે છે ને ધીમેરીના પાછળ થાય કે એ સમજી જાય પેલો તો માથા પર બે જાય ને મારે સ્થાન કહ્યું છે ચરણ જ છે મારું તો વહેંચાઈ ગયું પણ જો તમને શરત મારી મૂકી દો તમે બંને આવ્યા છો હું સમજું છું કે તમારે આવું બધું લલકાર થઈ ગયો છે મોટો હામે હામે થવાનો એકને જરાય હામે થવું નથી પેલા હામે કરવા છે એને બે બાજુ શું છે તોફાન તો તમે કહું મારા માટે મદદ માટે આવ્યા છો અને મારો રાજ અને મારું સૈન્ય તો હું કહું કે બે જણ છો બેમાં વિભાજન તો થવું જ જોઈએ અને વિભાજન થયામાં હું મારી શરત મૂકી દઉં મારી શરત કારણ કે બંને પહોંચવું તો જોઈએ ને તો આ યુદ્ધમાં હું ભાગ નથી લેવાનો શસ્ત્ર ઉઠાવવાનું નથી તો એક બાજુ હું છું બીજી બાજુ મારું વિશાળ સૈન્ય છે જે તમને બહુ મોટું લાગે છે તો શું તો પેલા સાહેબ કેવું પડે પેલો હું આવ્યો છું કે છે હા બરોબર છે મને આપણું વિશાળ સહીને જોઈએ સમજી ગયો મારે આ કામમાં શું લાગવાના હતા કામમાં લાગવાના હતા તો કે તો હવે અર્જુન તારો વાર તારે શું જોયે છે અને સૈન્ય માગી લીધું અને મેરી મારી શરત બજાવી દીધી તો શું તો કે મારે હવે આ મારા પર આવી જ પડ્યું છે યુદ્ધ તો કે મારો યુદ્ધનો રથ તો હાંકવો જ પડશે ને તો આપ મારો રથ હાથ જોકે છે હવે એટલું અદ્ભુત કામ કર્યું છે એમને એનો મર્મ એટલો બધો છે પરીખ સાહેબ કે એ અર્જુન પોતાનું મન વચન કયા સ્વરૂપી રથ છે એને આપવા માટે મૂકી દે છે એનું મન તો ખરું જ પણ સાહેબ એવી રીતે દાદા ભગવાન આપણને મહાત્માઓને બધા મહાત્માઓ માટે આપતા ઉત્તરો માટે જબરજસ્ત બહુ તૈયાર કર્યા છે ખૂબ અને એમની પણ એવી સિન્સિયરિટી ઓનેસ્ટી રીતે જે રીતે એમને બેસી બેસીને લાભ લીધો છે પૂછી પૂછીને બધું સમજી લીધું દરેકને પોતપોતાના માટે એવું નથી કે પરેશભાઈએ બિહારી માટે પૂછી બિહારીનું સમજીણ કરવા માટે કે બિહારી પોતપોતાની રીતે પ્રત્યક્ષ ના મળ્યું હોય તેને સંજ્ઞા રૂપે આવી જાય છે આ મારો અનુભવ કહું તમને હું મેં બધા ગણ્યા છે સાધુ સાધ્વીઓ આચાર્યો બે ત્રણ ત્રણ થી ચાર એમાં આપણે આ નવ નિર્માણકારી સમિતિ એટલે ગુજરાતનું નવ નિર્માણ હતું પરંતુ આ તો વીર શાસન નું નવ નિર્માણ છે તો કે શું કહીએ એને પાંચમો આરો પાકાશ્ચય વારો કાચો વ્યવહારનો કાર કારણ કે હજુ વીર શાસન થયા પછી પાકા વ્યવહાર વાળો પાકો વ્યવહારનો કાળ આવવાનો છે અને તે ઘો જશે અને આ વ્યવહારિયાનો વ્યવહાર પાકો થતો જશો એમાં આ કામ થવાનું છે નવ નિર્માણકારી દાદા કે છે હજુ તો અમે ફો વર્ષે જોશે ને કવિરાજ ના આ બધું તારે લોકો મત બહુ કાઢશે પુષ્કર કાઢશે એવા છે જો નથી આજે ભલે ભૌતિક વિજ્ઞાન આટલું વિકાસ કર્યું બુદ્ધિ સમિતિ છે આ જય સચિદાનંદ સંઘ સ્વરૂપ ની ત્યાં એટલે ટ્રસ્ટીઓની નહીં હો કે સંઘ સંઘ અને આપડા સંઘના માર્ગદર્શક આપતા પુત્ર સાહેબ અને બધા આપણે વડીલો સાથે જ છીએ કે કોઈ કોઈનાથી જુદું નહીં પાછું કોઈ કોઈનાથી જુદું નહીં બંને સારાના બધા બાળકો તમે જ દેખાવ છો બધા બાળકો માં બધું આ કર્યા કરું છું ખેલ એમ આ પેલા ખેલ કર્યા પેલા શરૂઆતના નરેન્દ્રભાઈ નું ગીત ગાયું એમને બતાવ્યું બાળકીઓ ત્રીજા ચોથા ત્રીજા સરકારે હવે આમાં તો કેટલા વર્ગ બધા બનાવે શું એ સ્કૂલો બનવાની આવી બધું બનશે તો બાળીઓ તળી જાગૃતિ એટલે બા યુવા અને વૃદ્ધમાં બધાને બધાના જીવનમાં જે જીવનના પ્રકારો આયુ કર્મ પ્રમાણે છે એમાં બધાને સમાનતા સરખી લાગે તેવી રીતે એવી જાગૃતિ આ બધા સંઘમાંથી અને બધા મહાત્માઓથી આપતા દ્વારા આપણા વડીલો દ્વારા કવિલા દ્વારા થઈ રહી છે બધી એ પ્રયોગો થઈ રહ્યા છે આ બધા પ્રયોગો એટલે જે કરવો ના પડે ક્યારેય પણ એને પ્રયોગ કહેવાય શું કહ્યું આ દાદા ભગવાનનું આપણને અદભુત એમનું વિધાન અને એની પ્રાપ્તિ આપણે બધા થઈ છે એટલે જ અક્રમ વિજ્ઞાન નીકળ્યું છે વિજ્ઞાન અને વિજ્ઞાન એને જ કહેવાય કે જ્યાં પ્રયોગ હોય જ હંમેશા પ્રયોગ હોય જ પણ પ્રયોગ પ્રયોગ કરનારા સાથે હોય નહીં ત્યાં સુધી પ્રયોગ ના કહેવાય કહેવાશે એટલા માટે કહ્યું કે પ્રયોગ અને પ્રયોગી એ બે સાથે જ હોય છે કે જેથી કરીને આખો પ્રયોગ પ્રયોગીમાં સમાઈ જાય બુ હંમેશા ઉભરાવી શું કેશા સમાવી દેશ હંમેશા સમાવી દેશેભૂતિ ઉપરાવી દેશ લેભૂતિ દેશ બુદ્ધિ ઉભરાવી દે પણ આપણે ઉભરો એટલો એવો આવે કે ઉભરા કરે છતાં બહાર ડરાય નહીં શું કહ્યું તો જોજો તમે નહી તો કડેલું દૂધ થાય જ નહીં દાડો થાય અને સમાન ના થાય પાછું પછી જો સમાન થતું જતું જશે હમ ત્યારે પછી ખરો માલ નીકળે છે અંદરથી એમ એમ નથી નીકળતો આ તો બધી ઉપમાઓ કહીએ છીએ પણ આપણા અંદર આજ ચાલ્યા કરે છે બધું દરિયો આપણે ફુરસદ મળવી જોઈએ ફુરસદ મળી તો એને પકડી લેવી જોઈએ આપણે પછી આપણી બે ધ્યાન પણ જતી ના રહે એટલું રાખવાનું એટલે જગત કલ્યાણકારી યુવાનીને ધન્ય છે એટલે યુમર એમાં કામ નહીં કરે આજે જુઓ ને આપણા વડીલ વર્ગ કેવો છે અત્યારે યુવાની અનુભવો છે ને બધા જુઓ નવીનભાઈ સાહેબને કહો ને નવનીતભાઈ જયંતી યુવાન જ છે હવે તો દલીપ શું કહો છો હે પણ ના કહે છે અમારી ભગવાન એ ભ્રષ્ટાચારી વિરોધી એટલે કેવા વિરાધના કર્યા વગર ના ભ્રષ્ટાચારની વિરાધના કોઈ ક્યારે પણ ના કરે એવા ત્યારે જ ભ્રષ્ટાચાર ના વિરોધી થઈ શકે છે આ અદભુત આપણને સમજ દાદા એ આપી છે અને પ્રમાણે થઈ જાય ભલે કરિયુગમાં છીએ પાંચમા આરામાં છીએ છતાં પણ આપણે લાખ ચોથાની ભાષા બોલવી હોય સતયુગની ભાષા બોલવી હોય પણ કળયુગ તમને નહીં બોલવા દે આપણે કોઈનામાં આપણા માંથી કોઈને પણ જોજો એટલે દાદા ભગવાને કહ્યું એક વખત અમારે આ બિલ અમારા બધા બિલ બધું માપ બાપ કરે ને તે પછી દર મહિને પૈસા તો જોઈએ ને તે માફ એન્જિનિયર જોડે રહીને માફ કરાય ને બધું માફ કરીએ બધું લખાઈ જાય બધું થાય અને પછી ચેક તૈયાર થઈ બધું હોય બધું તો સાહેબના મોટા સાહેબ પાસે જાય મોટા સાહેબની જ પાસે એકાઉન્ટ બધા હોય એકાઉન્ટ જે એના હોય એટલે પાછું અમારે તો એક ટેબલે ટેબલે ફગવું પડે અને પછી કનુભાઈને કોઈ વખતે કોઈ હુંડી બધી લેવી પડે ને આવું થાય તો દાદા ભગવાને અમને કવિરાજ આ કાંતિભાઈ આપાભાઈના કુટુંબને અને દાદા ભગવાનનો જે સંજોગ થયો અમને આવી રીતે રાખ્યા છે એમ કે પટેલ એમ પટેલ કમતી કે હવે એમ કે પટેલ કઈ નાખો મહેન્દ્રભાઈ થયો મોટો આવ્યો છે મહેન્દ્રભાઈ સાંભળતા હશે પણ એ તો દાદાના બહુ એમના ચાર હાથ એમના પર એમના પર ચાર હાથ બેલાપુર માં શું બન્યું રાત્રે પેલો મછુ મોટો આવ્યો હશે ને તમારી પેલી લોખડ સ્કેફોલ્ડિંગ હોય ને નીચે પાઇલિંગ કરી ને બધી કરી ઉપર લાકડાનું બધું તેમાં પેલું અથોડ અને ત્યાં આગળ બધું હાડ જમીને શરૂઆતમાં કેટલું જાય બહુ એટલે મોટો હતો ને કાદર આ મંદિર બનાવ્યું સુરતનું એ દાદા એ બોલાવ્યું તારે મંદિર થઈ ગયું કશી કોઈ ક્રેન બેન કશું ના મળે સાહેબ હે તો મારે અમને ઉઠાડે એમને બેન હારી દોસ્તી કાદર ઉઠાડે ચાલુ બે આપો મારે જેવે એ કહ્યું પડતું હતું ને એનાથી પચાસ ફૂટ પાછળ રહી અને ફટ દઈ કાપી નાખ્યું ગેસના બાલડા પેલી રેલો બધું આપવું નભરાયા ઘર હા હે ગભરાયા વગર જંગલમાં આગ લાગે ત્યારે ઋષભદેવ દાદા એવું આગ લગી આગ લગી મારા પેલા કે છે સરસ એમનું ગીત તે આમ આગળ બહાર કે છે કરી નાખો આ તો મોટું કામ તમારું બહુ ઉપયોગી છે આગ આપણને ભરખી જાય નથી આ કે છે જો આપણે એનાથી ભરખાઈ ના જઈએ એવા થઈ જઈએ તો નહીં તો ભરખી ખાય બહુ જ છે આ શરીરમાં જ આખું બ્રહ્માંડ રહેલું છે શરીરમાં અનુભવ થાય છે અને બે આખા અવસરપીણીકાની સમજ આપી તે દાદા ભગવાન ખુલ્લા થયા તો કે અમે કશું કર્યું નથી અમે સમજી ગયા કરવાથી થાય નથી વિતરાક પુરુષો ને વિતરાકતા સમજી ગયા સમજી ગયા કુદરત તો બાળપણથી જીવન કેવું એમનું રસિકભાઈ કેવું સાહિત્ય ભગવાન આપણને જ્ઞાન થયું ત્યાં શું કેવી રીતે આપણા રાધેશમભાઈ તો કે અંદર આવું થયું પ્રકાશ પ્રકાશ બધો આખો ખુલ્લો થઈ ગયો હતો બસ હમ એટલે જે જે આપણા આત્માના પ્રકાશને અને પ્રકાશ અવરૂવા આવે છે જોજો આજે અમારો એક એક શબ્દ નીકળે છે અનુભવ પ્રમાણ થી નીકળે છે આની જોડે રહીને અને મારો કોઈ દાવો નથી કે દાદા ભગવાન ઘરમાં હતા છે એવું સવાલ નથી બનતું મારી જોડે જ હતા એટલે જોયું કે એમનો ઉદયકાર છે તે થવા દીધો છે બિલકુલ આટલું પણ એક એનું પરમાણુ કામ નથી થવા દીધું છેલ્લે અમારા વચનો આવ્યા તો પણ અમે કહ્યું તો આ વાત આપણે બધાએ સારી રીતે સમજી લેવાની છે બધા જ સાથે રહીને ના ગમતા ગમતા બધા જઈએ આપણે અને આપણા વ્યવહારો પણ ના ગમતા ગમતા આપણા પ્રમાણેના હોય એ બધામાં આપણે રહેવું જ પડશે રહેવું જ પડશે અને તો જ આ ભ્રષ્ટાચાર વિરોધીના સેનાની ધન્ય છે એ આપણું અંદર જે દાદા ભગવાનમાં હતું એ સ્થિતિ આપણામાં આવી શકે છે આપણા જ વ્યવહારમાં આજે કળિયુગમાં આજના કળિયુગ ચાલતા વ્યવહારમાં ને આપણા દેશમાં જે બધી આજે વ્યવસ્થાને આ અહેવાર ચાલી રહી છે બધી ચાલે છે નહી પણ જેમના જેમના પરિચયમાં આવશે વ્યવહારથી વ્યવહારમાં અને જેમ જેમ પરિચય આવતા જશે સમજાતા જશે તેને લાગે ખરું કે છે કઈક છે કઈક જરૂર લાગશે જોજો સાહેબ દાદાજી ના જ્ઞાનધારી મહાત્મા ધન્ય છે આ પ્રચંડ ક્યારે પણ ના કરે એવું આપણું આજ્ઞા ધર્મ પદ અંતર કરીને આપણને આપ્યું છે દાદા અને આપણે વ્યવહારમાં ગમે તેવા વ્યવહાર આવે આપણે મન વચન કયાના અને શરીરના બધા ફેલાય શરીર નો ગમે તેવો વ્યવહાર હોય શકે આપણને પરંતુ એ આપણો વિત્રાગ નાદ ખુલ્લો થયો છે જેને વેદાંતમાં બ્રહ્મનાદ કયો નાદ બ્રહ્મ એમનો અનુભવ છે એટલે અરીસામાં દેખાયેલા આપણે છીએ એ અનુભવ એમ એ દાદા ભગવાન આપણે સમજાયું અને આપણે પણ સમજી શકીએ છીએ આપણે શું એટલે નાદ તે વિતરાગ નાદ વિતરાગ નાદ એટલે આપણી મન આપણે અંતર ભાષાથી સંપૂર્ણપણે મુક્ત આખી અંતર ભાષા આત્મા ભાષા એ કરીને શે ની ભાષા શમન થઈ જાય છેલ્લામ છેલ્લી છેલ્લામ છેલ્લી સમજવું એટલે આજ્ઞાધર્મમાં મૂકી જ ગયું છે આ બધું જ આજ્ઞાધર્મ આજ્ઞાધર્મ ની વિશાળતા એટલી બધી છે કે આમાં રિસર્ચ જો એ થાય જેટલી થાય એટલી વિશાળ થાય હું તો કઉ છું જ્ઞાન ના હોય બધા માટે પણ બુદ્ધિશાળીઓ અમુક બુદ્ધિશાળીઓ કે જે અમને પોતાની પડી હોય એવા બુદ્ધિશાળી હા બીજાને સમજણ પાડવા જાય એ બુદ્ધિ કામ નહિ લાગે બહુ એ તકલીફ છે બુદ્ધિ ખોટી નથી હોતી ક્યારે પણ બુદ્ધિ છે શું દાદા એ કે અમારી બુદ્ધિ છે પણ બુદ્ધિ ચલણ નથી અમારી આગળ ના દો પ્રચંડ ગુંજ્યા સિંહ ના એટલે આપણી કાયરતા ને આપણી નબળા વગર સિંહ ની નાદ આપવો જ પડે પણ ધીમે ધીમે આવશે કારણ કે સિંહ ડરી ગયેલો છે થોડોક આ બધા વ્યવહારો એટલો આવ્યો છે ધીમે ધીમે આપણે ખબર પડતી લાગે આપણને હિંમત રાગર શું છે એટલે આ નાદો પછડાટો ખાવી પડશે ખીણ માં સિંહ નો ગોજના નહીં હોય કોઈને ડાર્યા વગર નહીં કે જેથી કરીને આપણે કોઈ વખત કોઈ પણ બધા ડરાવવા ડે શકીએ નહીં શું કહ્યું ત્યારે હજુ પણ કહ્યું રાજ કે છે ને પેલું તમારું દુખિયા દુખ્યા ઉપકારી પછડાટ ઊંચી ની શું કે છે લાઈન સાહેબ નું બહુ પદ બહુ વાલું છે સાહેબ બોલોને લાંબુ થશે ચાલશે ને સાહેબ ના બે ચાલ દુખડા ઉપકારી ઉપકારી કા સં કાદવમાં કમળ ખરડાય ખરડા કાદવમાં કમળ મર ખરા ને દો જખમા સમજો દાદા ભગવાને એમના વચનો છે કે અમે ઊંચા માંકે કુંતા માતાને પણ જ્યારે બધું પતી ગયું ત્યારે કૃષ્ણ કૃષ્ણ ભગવાને પૂછ્યું કે તમે માગો એ આપો તો કે હજી જેટલા ભાવ છે બાકી એમાં દુઃખ જ આપજો બહુ કૃષ્ણ ભગવાન એ જ કુંતા માતાને કહ્યું કે તમારા દીકરાઓ તો ગયા તો કે ના દુઃખમાં તમે બરાબર યાદ રહ્યો છો સુખ એવું નહીં આપતા કે તમે છકી જઈએ હવે આપણે આપણે વિજ્ઞાન ક્યાં છે દુખાન મારો ઉદગલ તત્વનું દુખ જ્ઞાન મારું ઉદગલ તત્વ નો એને ન ચેન આ વે ક્યાં ચેન આ વે ક્યા દિવસે ભટકે ને રાતે ઉગ વાગતું નથી કશું નથી લોહી નથી નીકળતું કેટલી પડ નથી અડધું ભાગતું કશું નહિ પાછું મોહન ભાઈ આ શું છે પછડાટો ખાવી પડશે ખીણમાં જો આપણે આ સિંહ ગજના એ કરીને આપણે ગજના એટલી ના થઈ જાય કે આપણી નબળીઓ સમજી જાય કે હવે આપણું ચાલે નથી પહેલો પુલ તૂટ્યો નથી હજી શ્વાસ ખૂટ્યો એટલે આપણું આયુ કર્મ આવ્યું કર્મ એમાં શરીરને કઈ હળકું ના ભાગે આ ના ભાગે આ પુલ જ તૂટ્યો ને કઈ કંઈ થઈ જાય એક જરાક પગ લખશે ને આખી જિંદગી અને હાથ જો પડી ગયો ને તો આજ્ઞા ધર્મ હંમેશા હંમેશા સનાતન સ્વરૂપે જ હોય છે એ ક્યારેય પણ એમાં જૂના પણ નથી આવતી ક્યારે પણ ના તાજો તાજો જ હોય પરંતુ એ આજ્ઞા સમજાવી જોઈશે જે ધર્મ પાડે તે એનો વાંધો નથી પરંતુ દરેકમાં આજ્ઞા મુખ્ય જ વસ્તુ છે આજ્ઞા જ વસ્તુ છે એટલે આ એટલે બધા જ બ્રહ્મને તત્વને આત્માને શોધવા બહુ જાય છે કે જેથી પોતે અંદરથી પ્રકાશમાન ભગવાન થાય અને પોતે જ પોતાના પ્રકાશમાં પોતાને ખબર પડે આપણે કહું આ છું આ છું આછું આ જ્ઞા આ અને જ્ઞાપ્રકાશનો સૂચક છે અને આ આપણા પૂદગલનો સૂચક છે આ કૂદગલનો સૂચક છે એટલે કે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ આ કારને હિસાબે પ્રાપ્તિ થઈ એના માટે પ્રાપ્ત આપણી વસ્તુ આપણે સાચવી સા જાણી શકીએ એટલા માટે આજ્ઞા મૂકી પરંતુ આ બે આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપવી પડી કે દ્રષ્ટિ પ્રાપ્ત છે છતાં પણ કે તમારો વ્યવહાર તમને દ્રષ્ટિને નહીં રાખવા દે એટલે વ્યવહાર દ્રષ્ટિથી છું એટલે કૃષ્ણ ભગવાન બેસી રહ્યા હતા દાદાજી બે દાદા પણ બેસી ગયા કે એ જે રીતે હતા એવી રીતે આપણને આપણા શરીરમાં મૂક્યા હવે તમે અંબાળી લેજો મને અંબાળી લેજો શું ગવા અને વ્યવહાર આપણને એકબીજાથી જુદા રાખી શકે એવો નથી પણ આ જુદાઈ પણ એટલું બધું થઈ ગયું છે કે આપણે કોઈ જગાએ આપણે આપણી પોતાની અનુભૂતિ બધે બધામાં બધી રીતે બધા પરિસ્થિતિઓમાં કરી શકતા નથી બહુ મુશ્કેલ હોય અક્ષય નામ જો તારે અનુભૂતિ કરવી જ પડશે છુટકો જ નથી તારો એટલે એને એવું લાગે કે પેલો તે હું છું તારે જ તમે સાચા પતિ પત્ની બની શકશો નહીં તો નહી થાય અને એ બધો સંસાર વ્યવહાર ચાલુ થશે આપડે હમ અમને મંદ્રભાઈએ બહુ શીખવાડ્યું રસિકભાઈ બહુ શીખવાડ્યું રંજન ખરેખર બહુ ધર્મમાં ધરી રાખ્યા છે ડ્રેસ બદલાવો પડે આ કવિરાજી આ બહુ મજા આવે છે એમાં બધી આપણને એક ટૂંકામાં ખબો પડી જાય નથી હજી શ્વાસ ખૂટ્યો એટલે કામ કાઢી લઈએ દાદા કહે છે આવ્યું રહ્યું છે કે છેલ્લી આપણી સમાધિપણું તો રહેવાનું જ છે આપણને દાદાએ ખાતરી આપી છે પરંતુ એ ખાતરીમાં આપણે એવા ના રહીએ કે આપણું સમાધિપણું સાચવવાનું કાચું પડી જાય એટલે કહે છે ને મહાત્માઓને સમાધિ મરણ જ હોય સમાધિ મરણ જ હોય એટલે કે એ શરીર મરી જાય પણ પોતે ના મરે કારણ કે પોતે અજન્મા છે પ્રકાશ ખુલ્લો ના થાય ત્યારે પછી બાકી રહેલો ભાગ એમ તો રહે પણ એટલો બધો નહીં રહે મહાત્મા દાદા મહાત્માઓ નહીં રહે દાદા પાછું સથવારો આપ્યો છે શું આપ્યું છે સથવા રોકવાનો રાધે શ્યામનો રાધાને રાધાનું રાધા પણ જે સમજાયું છે ને સાહેબ અદ્ભુત છે અદભુત છે કેટલી નાની દશામાં પાપો જ પીડા દેશે પિંડ માં મારક ખુલી ગયા જો વીર ના દરવા દાખવજો વીર લાવ વીરતા आखा बदीज रीते बदीज प्रकृतिओ ने આપણે જ્યારે વર્ણવ્યવસ્થાઓ આપણા ભારતમાં છે એક વર્ણવ્યવસ્થાને એના જ અંદરના ભગવાનના ઓજાગર ભણું થાય એના માટે એને બધી સૂત્રો આપ્યા છે માયુર ભગવાને અને એટલા માટે પર્યુશન ઉજવીએ આપણે પરિયુષણ એટલે કે માયુર ભગવાનને બાર મહિના તો ના ભજાય પણ આ દળ આ રીતે ભજી લઈએ આપણે પર્યુશન ને સીઝન ભગવાન ભરવાનું સીઝન મહાવીર લોકમાં કજળ થશે આમાં એમને ક્યાં દ્વેષ હતો કવિરાજ મહેર ભગવાન ક્યાં દ્વેષ હોય આપણે દાદા ભગવાન જોઈએ વ્યવહારને ઉજાગર કરીને પ્રકાશ કરીએ એવી એટલી બધી અદભુત વાણી નીકળી છે પરીક્ષા વ્યવહારને કેટલા કેટલા પરિમાણોથી કેટલા બધા પરિણામો બધા સમજાવી શકે એવી રીતે નીકળી છે એને આપણે બહાર કાઢવાની છે કે બધી સમસ્ત પ્રજાને વિશ્વને પણ કામમાં લાગી શકે આ પદોમાં પુષ્કર પડ્યું છે વિજ્ઞાન વિજ્ઞાન તો લોક વાંકા જળ થશે લોક વાંકા જળ થશે એટલે કે પોતાની વક્ર બુદ્ધિથી જેને વિપરીત બુદ્ધિ કહેવાય છે એ વિપરીત બુદ્ધિને કારણે ધર્મની ક્રિયાઓ તો કરશે ધર્મની ક્રિયાઓ તો કરશે પરંતુ એ ધર્મની વાતો શુષ્ક કર્યા કરશે શુષ્ક જાણે પોતે ભગવાન બ્રહ્મ થઈ ગયો હમ બ્રહ્માસ્મિક શુષ્ક વાતો હમ આત્માની આત્મા બોલે આત્માની વાત થાય ને પણ કેવી રીતે થઈ સમજાવ્યું નહીં શુષ્કતા એટલે શુષ્કતા ખોતી નથી ધર્મની અને આત્માનું શુદ્ધાત્માના જ ગુણો ગાયા કરીએ આપણે આત્માના ગુણો પરંતુ એ આ આ કાળમાં પણ લીલા દુષ્કાળ જેવું થશે લીલો લીલો બહુ અતિવૃષ્ટિ હોય ત્યારે અનાજ અનાજ બધા ખલાસ થઈ જાય ખેતરો પણ ઘાસચારો ને બધું મળે એટલે કઈક આપણું પાણી મળી જાય બધું મળી જાય છે એ પુણ્યના રીતે પુણ્યનો માર્ગ છે અને ક્રિયા એ જ જ્ઞાન હમ આ ગલે ફાંસી આ ગલે ફાંસી પણ જાણતા નથી ને ફાંસી શું છે તે સતત રહ્યા કરણવું જોઈએ એટલે આજ તો આપણો જૈન સમાજ અને પાઠ ઉપર જે બધું અપાય છે એને જે સમજ્યા છે થોડા ઘણા દાદાની બહુ ઈચ્છા હતી કે આ જ્ઞાન પાઠ ઉપર જાય બહુ ઈચ્છા હતી કે જેથી સમાજ બહુ સારો લાભ લઈ શકે ઘણી ઈચ્છા હતી એમની એટલે આજે પણ છે એવા આપણને મળ્યા છે બધા એમને ચાલે જ પણ અંતરથી એમની આરાધના કરી દે છે અંતરથી બધા આરાધના કરે કારણ કે વ્યવહાર તો વ્યવહાર જ છે ને વ્યવહારને કોઈ બદલાવી ના શકે ખરું કે નહીં અંતરથી કરવું જ પડે છે પણ સિંહ ગજના કોઈકને જ હોય છે સિંહ ગજના જેને કહેવાય છે શું આનંદગંજ જેવા હોય કે સંઘ એમને બાંધી ના શકે પણ એ સંઘના પ્યારથી બંધેલા હોય શું કહ્યું સંઘના પ્યારથી એટલે કે એ પ્યાર એમને બંધન ના કરી શકે પણ એમની કરુણા છે આખી કે સમાજ જે હોય સ્થિતિ આ રીતે પણ સિંહ ગજના થઈ ત્યારે બધું જ કપડાં બપડા બધું ઉતાડીને આપી દઉં ચાલું બહુ છે હમ તો આવે હું મારી એકાંતની ભીડમાં ચાલુ જશે દાદાએ શીખવાડ્યું આપણને આપણે દાદાએ શીખવાડ્યું કે મારી અંતરાત્મા દશાની આ આજ્ઞાધર્મે કરીને જે શ્વસન ચાલતી ક્રિયાઓમાં અંતરાત્માએ કરીને જીવનની બધી પરિક્રમા થયા કરે છે પરિક્રમા તો કોને કહેવાય કે જન્મ મરણ હોય ને એને કહેવાય છે પરક્રમમાં કહે છે એને પરંતુ એ જરૂર છે એમાં ભગવાનની ભક્તિ છે આખી કૃષ્ણ ભગવાનની વૈષ્ણવમાં ખાસ હોય છે મહિનામાં પૂરી થાય છે આખી અને પગે ચાર ઇંચ અમારા મધર પગે ચાલ્યા વગર કેટલી તણ કરી હશે અને એક આટલો મોટો કાંટો ખૂબી ગયો હતો અમારા માસી જોડે હતા નાના તારે તો એ કે આમ આમ કરતા ચાલ કે નહીં ના મરે પરિક્રમા પૂરી કરવાની સાથે જ્યાં જ્યાં પરી લાગે છે ત્યાં આગળ કરતા પણ મોરવું જ હોય હંમેશા પર ત્યાગ પણ જો આપણને હોય કરવા પડે પણ તો ત્યાં મોરા છે જોજો કે ત્યાગ કરવા પણ આનું મોડું હશે સમજ અમે જયગઢથી રત્નાગીરી જતા હતા એક કામે દાદા હતા જ સાથે જાય ત્યારે અમે બસમાં નીકળ્યા અને વચ્ચમાં એક જગ્યાએ ઉભા રહેવાનું દાદા ચડો ટાઈમ થાય ને ચા ભાઈ મેં પછી કહ્યું અને પછી પાછા બસમાં બેઠા તો એક બીજા ગામમાં જઈને આવી તો અમુક પેસેન્જર લે પછી અમે આગળ ગયા તો તરત જ કનુભાઈને બહુ તે વખત થયું આ લગભગ છાસઠ ની છાસઠ ની સાલમાં થયું રસી કોઈ સર્વસંગ પરિત્યાગની ભાવના બહુ પ્રબળ હતી સર્વસંગ પરિત્યાગની ભાવના બહુ જ પ્રબળ હતી કૃપાણુદેવની પ્રબળ એટલે કે આજ્ઞાધર સિન્સિયર પણ હતી મહિર ભગવાનની એટલી બધી પ્રબળ હતી એમના એમના મજે તમારું પુસ્તક લઈ ગયા છે ને હવે આનંદભાઈ ના શ્રીમદજી ના પ્રજ્ઞાઓ બોધે બહુ સુંદર સહારો આપ્યો બુદ્ધિ બ્રહ્મચારીજી નો જે શ્રીમદજી થી રચાવાનો હતો અને એનું વિષય બધું વિષયનું બંધાર બધું બંધ વિષય નહીં પેલા સાહેબ ઉભા થઈ સાહેબ આખા વર્લ્ડ લીડિંગ કંપની વેસ્ટિંગ હાઉસ એના મોટા ચેરમેન તે એમના ગામના અને એમના કુટુંબના થાય બ્રહ્મચારીજી એમના કુટુંબના થાય બાંધણી ગામ બાંધણી ગામ આજે પણ ત્યાં છે બનાવ્યું છે બાંધણી ગામ નજીક જ છે એટલામાં પરંતુ એ પછી છોડી મોટાભાઈ ને બધાને કઈક હાઈસ્કૂલ આણંદની બહુ પ્રખ્યાત છે એ હેડ હતા પ્રિન્સિપાલ પણ બધું સોંપીને પછી છોડી દીધું ભાવના નું પરિણામ છે કે ક્રિયાનું પરિણામ છે આટલું જ પૂછ્યું આ પ્રશ્ન કર્યો ને એ બાજુ નું આખું દર્શન ફરી વર્યું બધે ત્યાગ નથી વર્તના નો ક્યાં ત્યાગ છે શું કહ્યું પણ એનું દર્શન ફરી વર્યું ગુલાબની કડી એક ફૂટી ગયા છે ગુલાબની કળી બહુ મજા અને જગતનું શરીર તો છે પણ શરીરની આસપાસ જ્યાં જુઓ ત્યાં બરોબર છે ભાવના નું પરિણામ છે ભાવના નું પરિણામ એ આપણી આ શુદ્ધાત્માની શુદ્ધાત્માની ભજનાની ભાવના એમાં ત્યાગ તો સહેજે થયા કરે છે એટલે ફાઇલોનો સંભાવ નિકાલ જે આજ્ઞાનું સંયોજન થયું કેટલું અદ્ભુત થયું છે વિચારજો અને એ તમને જો પાઘરું આપે ને તો કોઈ આપણામાંથી કોઈ કશું ના કરી શક્યું તો કે ના મારો સહારો મૂકવો પડશે મારા અનુભવ અંદર કે ભાઈ આ તું કરનારો નથી ત્યાગ કરનારો નહીં રહું સંભાવ નિકાલ કરનારો નહીં રહું ત્યાગ શબ્દ તો મૂકાય નિકાલ ત્યાગ નથી પણ વ્યવહારમાં ના કેવાય પણ કરવું તારો વ્યવહાર છે બીજાનો વ્યવહાર અમારો વ્યવહાર તો ના કરવું પડે જા તું આજ્ઞા ના આપો પણ અમે ક્યા તું હવે અમારો વ્યવહારો તો તમારે કશું કેવું જ ના પડે તને મુકુલ નહી આ બધ છે કવિરાજ માં આવી રીતે ભાગ્યું હતું લોક વાકા જડ થશે એટલે કે શુદ્ધાત્માની અને બ્રહ્મની વાતોમાં બધા શુષ્ક થશે અને ક્રિયામાં ક્રિયાવા ક્રિયાવાન ભક્તિ માર્ગમાં પણ બધા એવા જળ થઈ જશે એટલે ભક્તિ આખી જળ થઈ જાય ભક્તિ ખોટી હોય શકે જ નહીં કોઈ દિવસે કોઈ કાળમાં ના હોઈ શકે પણ જળતા હોય તો એનું શું મિનિંગ છે એટલે આપણે દાદા કહું છે ગેલછાપણું ના હોય આપણને એટલે કીર્તન ભક્તિ એવી વસ્તુ છે આખી પરા ભક્તિ કહીએ એટલે પોતાથી પોતાના જ પરમાત્માની ભક્તિ થાય દાદા ભગવાને છેલ્લા છે એમની હાજરીમાં દાદા ભગવાન ના અસીમ જે કારો જે ભક્તિ આપી છે આપણે બધાને અને આપણે પોતે પણ રોજ ના દસ મિનિટ મિનિટ અને કલાક જે મળી બહુ ઉત્તમ છે ભલે રોજ તો મળે પણ અઠવાડિયામાં કાઢી લો પંદર દાળે મહિને કાઢજો બરાબર ખોરવો હોય મળી શકે ઓછોના અને આપતા પુત્રો બહુ સરસ કરી રહ્યા છે આજે અમેરિકા જેવો અમેરિકામાં કવિરાજ હજાર હજાર બારસો દૂર હોય તો બધા જાય છે વસંતભાઈ કેટલા વર્ષ થયા વસંતભાઈ અમેરિકા જેવા કાળ જ્યાં શહેરમાં થઈ શકે થઈ શકે દર દર અઠવાડિયે કરો છો કે પંદર દિવસે કે મહિનામાં એવું નહી ગણવાનું કેટલા વર્ષ થયા રસિક બોલો આ કીર્તન ભક્તિ અસીમ જય જયારે દાદા કહ્યું કે હવે છેલ્લું આ બધા કાળમાં દાદા ભગવાન ના અસિમ જય આપણા મહાત્માઓ થતા થતા વ્યવહારમાં પણ જેમને જ્ઞાન નથી એમની પાસે જશે અને ઘણું કામ કરશે એની શરૂઆતનો ભાગ ને શું કે છે કોઈ લાંબુ લખાણ આપો એટલે એને એવું આપવું પડે બહુ જરૂર છે એ ટૂંકામાં આપી દેશે કોઈ પણ બધા ધર્મોના સંપ્રદાય ધર્મો છે એમાં છે ભક્તિ ના હોય એ પરોક્ષ જ હોય હંમેશા આ પ્રત્યક્ષ નથી પણ એવી પરોક્ષ છે કે પ્રત્યક્ષતા સ્વાદ અપાવે એટલે આ વાકાપણ જળ બધું ધીમે ધીમે ઓછું થાય નિષ્ઠાવાન સજ્જનો કૃષ્ણ સુદર્શન થશે એટલે જેને નિષ્ઠાવાન છે શું કહ્યું નિષ્ઠાવાન નિષ્ઠાવાન એટલે નાની મોટી વાતોમાં ગમે તેમ ચલ ના થાય નિષ્ઠાવાન એને જ કેવાય નિષ્ઠા શબ્દ બહુ જ મોટો છે નિષ્ઠામાં જો છેલ્લામાં છેલ્લો અર્થ લઈએ તો એક અને અનન્ય પણ આવી જાય છે અને આજ જ આજ્ઞા ધર્મ છે અને આજ આજ્ઞા ધર્મનો પુરુષાર્થ છે અને છે ધર્મનું તપશરણ પણ તપશ્ચરણ મોટા સાધુ સાધુઓ સંન્યાસીઓ યોગીઓ ભલભલા થઈ ગયા હ જે દિલ નિષ્ઠાવાન છે એમના એવું તો આ હોવું બહુ મુશ્કેલ છે આ કાળમાં તો ખાસ સારા મધ્યકાળમાં એવું બધું મુશ્કેલ હતું પણ ખરેખર બહુ મુશ્કેલ છે એવાને ક્યાંક પણ કૃષ્ણ ભગવાન એમના માર્મિક અવસ્થાએ કરીને સમજાવતા જશે વાસુદેવ તરીકે નહીં પણ એમનું અસલ નારાયણ સ્વરૂપ બહુ સુંદર સમજાવશે અને નારાયણ સ્વરૂપ જ છે કે નરના સમાજમાં સારા ભારત વર્ષમાં आर्य नर आर्य नारी बने कृष्ण ने साचा प्रकाशे समझा सा कृष्ण सुदर्शन सुदर्शन के सम्यक दर्शन कृष्ण भगवान सम्यक दर्शन समझा आटल बढ़ू व्यवहार में केवहार आयु के, तला के बदा सा समझ सके आम तो बद तेसठ सलाका पुरुषों ने बदाने પરંતુ એમના પ્રકારોથી હોય છે બધું જાત જાતનું એટલે આપણે ત્યાં નહીં સમજાઈ શકવાથી આપણે આજે રાવણ સંબંધી પણ જે દાદાએ સરખી સમજ આપી કે એ જબર બહુ મોટા મોટા વિજ્ઞાની હતા આ કાળમાં આપણે આઈન્સ્ટાઈનના કહીએ છીએ પણ એ તો કશું જ ના મને કહીએ એટલું બધું વિજ્ઞાન કારણ કે એમનું વિજ્ઞાન આખું મનોવિજ્ઞાન હતું કહ્યું મનોવિજ્ઞાન મન જીતા ન હતું પણ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન જ મુખ્ય વિજ્ઞાન છે મને કોણ સમજી શકે છે અને આ તો આપણા બધા સાંપ્રદાયિક ધર્મ ઉક્તિ છે જ એ ઉક્તિ નથી પરીક્ષા છે એટલે સંસ્કૃતમાં શું કે છે મને એ બંધ કર્યો ભાવમનથી મુક્ત જીવન મુક્ત બહુ સુંદર કરેલું અને એનું ઇંગ્લિશ તો અમે ત્યાં આફ્રિકા ગયા બધે ગયા અમે બહુ ઓછા ઓછી ડઝન વખત જોયું હશે અને પછી એ ફાઈનલ થયું છે આ બહુ સારું કામ કરશે બધા ઇંગ્લિશમાં છે ને કે ગુજરાતીમાં આ ગુજરાતી પછી ટ્રાન્સલેટ થયું હિન્દીમાં થઈ ગયું છે હિન્દીમાં થઈ ગયું હિન્દીમાં બસ તો પછી આપણે ગુજરાતી હિન્દી ને ઇંગ્લિશ આ ત્રણ મુખ્ય ભાષાઓ એવી છે કે ભારત વર્ષમાં પહોંચી વે બધે છે आरा कलियुगुग भाषाचार કરવો પડે છે એટલે કે બે નંબર ના પૈસા પરણે હાથમાં રાખવા પડે છે શું કહ્યું બનાવવા પડે નઈ એમાં પાછા જોજો રાખવા પડે છે કે પોલીસે રોક્યો તમે ખોટું કર્યું સો રૂપિયા નીકળે હવે એને શું ભ્રષ્ટાચાર કર્યો એટલે અમે કેતા હતા કે પેલું બિલ થયું તારે દાદાનું બહુ તે વખતે મારે ઊંડીઓ લેવી પડે અમારે તો આવે જતું રે આખા વર્ષનો હિસાબ બતાવી દઉં આપણી ગીતા રજૂ કરવાની હોય નહી પોતે આપણે સમજવા અમે પૂછ્યું દાદા પણ બધું આપણે આની કામ આપીએ પંદર પૈસા આવે ભાઈ એ તો કાશીનું કરવું હોય નહીં ને આપણે મોક્ષ જઈએ નહીં કાશીનું કરવત જવા દેશે એક જ બાજુ વેરાય એટલે આવી રીતે અમને રાખેલા અને મારા બાપુજી અમે ફાધર ને બાપુજી કહીએ બાપુજી દાદાનો હૃદય દીર પણ એવા બાપુજી વ્યવહારમાં વ્યવહારમાં એટલે બે પાછા ઇંગ્લિશ ગુજરાતી મેટ્રિક પણ ચાલે તો દાદા આટલું કરીએ ને અમારે પૈસા પૈસા પૈસા છેવટે બધું પેલું કહે પેલો નાના ક્લાર્કથી આના લઈ અને પેલો જે મેઇન ક્લાર્ક હોય એને ત્યાં જવું પછી પાછું એકાઉન્ટનું છેલ્લું ટેબલ આવે તો એને મારે થોડું આપ્યા વગર તો ચાલતું જ નથી તો કારણ કે ચેક તો તૈયાર થઈ ગયો બધું કહ્યું સાહેબનો ઓર્ડર થઈ ગયો બે દિવસ પડ્યો પૈસા ત્યારે ભાઈ જે સમયમાં જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં આપણે વ્યવહાર થવા દેવો આવું કહ્યું એમને શું કહ્યું આ કળિયુગ નો છે એટલે કળિયુગી ભાષા બધી એનું એનું સામ્રાજ્ય ચાલે છે એટલે કર્યું કે ભાષાના સામ્રાજ્યમાં કર્યું ગી સ્વરૂપે આપણે વ્યવહાર થવા દેવો એમાં કર્યું ક્યાં કહ્યું આપણે કર્યું કશું હે બે નંબર પેદા કર્યું બોલતા નહીં બધા આવું છે એટલે આજે ભાષા કેવી અવરી ચાલીશ પણ અવરી ચાલશે ત્યારે કંઈક થશે ને કંઈક તો થોડી બૂમ પડશે તારે થાય ને લોકો ને બૂમ જ ના પાડે તો શું કરે કોઈ હમ છેલ્લી સીમા ભ્રષ્ટાચાર બધા ફોર્સ થી એમાં પોતે કઈ નહીં કરતો હોય જોજો એ છૂટશે જ છૂટશે એટલે કોઈ ગભરાવું નહીં બહુ મૂ નહીં બધા બહુ બુજાઈ આપતા પુત્ર સાહેબ શું કહો છો હા ધંધો હારો છે ઊંધાનું ઊંધું કરવાનો ના કેમ કહો છો ઊંધો થઈ ગયું છે ઊંધો કે ભ્રષ્ટાચારીઓ લાલ અચુરને કર્મ દંડો પકડશે એટલે આ મહાત્મા થોડી ચેતવણી પણ છે અને આ ભ્રષ્ટાચારી સીમા આ કારી લેવાનું અને આપણામાં જે લાલચ લાલચના પણ એ બધું હોય ને એમાંથી નીકળવું પડશે નહીં તો એ તમને આખું એમાંથી પસાર થવા દેવું તમારે જ તમારે પોતાની રીતે થવું પડશે કે છે આ અમારા અનુભવથી તમને કહીએ છીએ અમે સિમેન્ટની કમતી કરીતા દાદાને અંદરથી થાય કે કનુભાઈ ક્યાં કરે પાછો આ છોકરા નાના બધા મેં કહું હવે બીજું તો શું કરીએ આપણે છોકરાઓના વ્યવહાર ચાલી જાય બહુ થઈ ગયો બધા સંજોગો જ ભેગા થઈ ગયા આ જુઓને ત્યારે અંદર પેલું હતું પરમાણુ હતું એનું જ કે બીજું કંઈ જોયું કા તમારે મોક્ષે જવાનું મોક્ષ આના માટે તમારે કશો વ્યવહાર ના હોય ક્યાં કહીએ હવે એ તો સ્વાનુભવની વાત અને જેને જેને જેવો અનુભવ સ્વાદ આવ્યો હોય એ સ્વાનુભવની વાત કઈ શરીર પૂરતી સીમિત નથી રહી શકતી રહી શકે છે બોલોનેલી બીજાને સમજતા જઈએ તો અનુભવ અનુભવ થી સમજાય નહીં તો નહીં સમજી શકીએ કોઈને અનુભવ તો બધાને થયા આગળ નથી બને જ નહીં કોઈ દિવસ એટલે ભ્રષ્ટાચાર્યો લાલચૂને ઘરમાં દંડો પકડશે પકડાયા છે दिलना भोगी इन अपनी अपनी चौकेदारी करता करीधा आज्ञाधर्म थी એ કવિરાજ ને સમજાઈ ગયું સત્સંગ તે પછી એક શબ્દ મૂકી દીધું કે મહાત્મા મૂક્યો આપણે કોઈને નથી પૂછવાનું કરવાનું આપણે આપણી જાતને જ પકડાયા મહેશ હાચું તમે તો બહુ સીધા દિલ ના છે એ બહુ રક્ષણ મૂક્યું છે તમને હ પકડાયા પણ દાદા શું કહ્યું કે આજે ગુના નથી કરતું શું કહ્યું પણ એને કરેલા ગુનાઓ પકડાઈ ગયો એટલે ગુનેગારી સ્વરૂપે રહ્યો બાકી તું કે છે શું કહ્યું મહાત્મા શબ્દોથી શું એટલે હવે આપણે આ બધું ચંદ્રકાંત્વેતાબા પૂછે છે ને કે આ છોકરાઓ જ મારા ચંદ્રકાંત વાલ અને આ બધું શું છે એટલે પછી એમની દીકરીની પેલી દીકરી દાદા એ ખોરાક મૂકી હતી ની ભારતી નહી ચંદ્રકાંતભાઈ ના બેન મૂકી પહેલી આઈ વડોદરા મુંબઈ આયા હતા ત્યારે મૂક્યો હું બહુ આશીર્વાદ હતા પણ દાદા એમના મધર હતા ચંદ્ર સરિતાબા મને આ ચંદ્રકાંત બહુ વાલ છે આવું કેમ મારા ત્રણ દીકરાઓ છે એક દીકરી છે પણ આ કેમ તો કે એ શું કે છે આ બધું દાદા તો કે એ છે એટલે પછી ગનેગારી એમને સમજાય તે શબ્દ ક્યાં ક્યાં નિમિત્તે ક્યાં કયા શબ્દો આ નીકળી જાય છે અદ્ભુત આપને પણ ખ્યાલ છે પણ બધા ઘણા બધા નીકળ્યા છે પણ આ મારે આ મન વચન કયાના અનુભવે આ શરીર શીખવાડ્યું શું આપણે બહારથી શીખવા જઈએ ખરા પણ ખરી શરીર જ આપણને શીખવાડે છે અને અહીંયા આગળ જ આપણો શુદ્ધ ઉપયોગ આપણને આપણે બધાને કામમાં લાગે છે હમ આ વીર શાસનમાં વીરના વીર શાસનમાં સમજાયું ને અને આપણે બધો ભોગવટો છે એટલે ભોગતા ભાવ શું કહ્યું એ ઘણેગારી છે દાદા ભગવાન ને આટલું વિશદ અને આ કળિયુગમાં ચોવીસ તીર્થંકર ભગવંતોનું અવસર્પની કાળનું અને ઉત્સર્પ આખા કાળ ચક્ર સારો પ્રકાશ આપણને મળ્યો અદભુત મળ્યો છે અદભુત ખરે કહીએ એના શબ્દોમાં તો ક્યાંથી લાવી શકીએ સીમા છે એટલે અનુભવનું હોય એ પ્રમાણે થોડું નીકળે તો એમાં આ એક મોટા મોટી વાત કહી કે હવે તમે ભોગતા ભાવ બાકી રહ્યો એ ભોગતા ભાવમાં તમારું ભોગતાપણું નહીં હોય ને એ બધું આખું ભોગવટો છે એ તમારી ભૂલો પકડાતી જતી જશે તેમ તેમ તમારો કરતા ભાવ મોડો પડતો જશે ને એનાથી છૂટતા જશો તારે માંથી છૂટ્યા અને સમજાય એ કા કાદા આવું ગ્રહણ માં હતું તે બબ્બે હજાર વર્ષ કેટલા બે કે પચીસો પણ પચીસો વર્ષ સુધી કે છે એ ગ્રહણના અસરમાં હતું અને પછી ગ્રહણ છૂટ્યું ત્યાર પછી પણ નહીં લેવું પડે રસ્તું ચોખ્ખા થવું પડે ઘરમાં બધું સાફ કરવું પડે છે અમારે તો વખતમાં એવું બધું કરતા હતા ઘરમાં કશું ના તેવું રસોઈ ના થાય કશું થાય નહીં એટલે પછી આ જૈનોમાં બધું કે છે ને હવે લીલું નાખ્યું હોય પણ સુકવણી સુકવીને તો ખાઈએ ને હવે સુકવણી લેવાય કહે છે આપણે એટલે બીજ મરી ગયા ત્યાં ખરા એટલે ભસ્મગ્રહી પકડથી હાનિ વૃદ્ધિ નિયમથી અને તે પણ એ ભસ્મગ્રહી પકડ પણ હાની વૃદ્ધિને નિયમને આધીન હતી એટલા માટે પચીસો વર્ષે મુક્ત થયા જો એને આધીન ના હોત તો કાયમનું ખલાસ તો વીર શાસન કઈ ગયું પછી હાનિ વૃદ્ધિ નિયમથી એટલે આખું કાર ચક્ર હાનિ વૃદ્ધિ નિયમથી ચાલુ કરે છે એટલે અવસર કાર છે એમાં જે હાનિ મુખ્ય પડે છે અને વૃદ્ધિ તો છે જ પણ એ હાનિમાં વૃદ્ધિનો લાભ થાય એટલે કઈ વૃદ્ધિ કે આપણા મૂળ આત્માના પ્રકાશની આત્માની એટલે હાનિ વૃદ્ધિ પણ વ્યવહાર છે હાનિ વૃદ્ધિ જગતના અને વિશ્વના સનાતન પડે હોવા જન્મ મરણના ચક્રવા સનાતન પડે અને આવા સનાતન વ્યવહારના જન્મ ચક્રવા નિયમમાં આખા કાળ ચક્રમાં એ ચક્રો છૂટી શોધીએ છીએ હાનિ વૃદ્ધિ એટલે આ મુખ્ય હાનિનો ભાગ આ અને આમાં આવા ટાઈમમાં જે બધું હરખું હતું તો બધા ડાયા હતા રૂજવું વચ્ચેના ભાગમાં પણ એ શરૂઆતનો ભાગ અને છેલ્લો ભાગ મુખ્ય હોય છે ત્યારે એવા મોટા માસ્ટરો આવે ભગવાન કે આદિ માનવ માંથી માનવ સ્વરૂપ આદિ માનવ અને વિશ્વમાં ઈવોલ્યુશન હોય છે હ્યુમેનિટી નું ત્યાં દાર્વીન નું સીબંધ લાગે છે પણ ઈવોલ્યુશન થઈ ગયેલો હોય ને ત્યાં કરતો બધે ફરતો પડતો ધીમે આમ આમ આમ આમ કરતો પડતો ભારત વર્ષની નજીક આવે ને ત્યારે પછી આવી જાય અને આવી જાય તો શરૂઆત થાય પાછો એનો વિકાસ થતા જ ઘણો સમય લાગે છે ઘણો સમય અહીંયા ભારતભૂમિમાં ઘણા ઘણા બધા વિદેશીઓ આવ્યા પણ લાગે છે જરૂર આવ્યા પછી થઈ જાય એ અહીંયા એકવાર જળાઈ ગયો દાદા ભગવાન કહે છે મારામાં જળી ગયો જ્ઞાનમાં અને મારીમાં પછી છૂટો નહીં થાય કે છે એટલે તું સંભાળીને આવજે બાય તો મારી પાસે સંભાળીને આવજે હોય રે ખબર ભસ્મગ્રહી પકડથી હાનિવૃદ્ધિ નિયમથી હાનિવૃદ્ધિ નિયમથી એટલે આ વ્યવહારની ફાઇલોનો જે અંદર નિયમના અધીન છે ને આખીની વ્યવહારની ફાઇલ એના એ નિયમમાંથી આપણે અનિયમન ચક્રનો ધ્રુવકાંટો શું કહ્યું આમ તો આપણે કહીએ કે આપણે મહાત્માના નિયમને કાયદાને કાદુ ના હોય પરંતુ આ શરીર રખાવે છે હજુ બાકી રહ્યું છે એમાંથી નહીં અને કાંઈ એમના એ બે લાઇન બોલો સાહેબ બજારી ચક્ર નો ધ્રુવ કાંટો ભગવાન અમારો સાધો છે આ નિયમ ચક્ર નો ધ્રુવ કાંટો સહનો વા છે વ્યવહારી રૂપક હસ ભસ્મગ્રહી પકડ થી અને આ મહાત્મા ભસ્મગ્રહી પકડ માંથી બધા તો છુટા થઈ ગયા છે દેશ ભારત વર્ષ છુટું થયું છે છતાં આ મહાત્મા પણ જે છુટું થયું ને બધા જ વર્ણ વ્યવસ્થા તો સામાજિક છે વ્યવહાર થી છે એમાં ક્યાં આટલું બધું ખૂપી જવાનું હતું અને એ રીતે સામાજિક ને વ્યવહારિકપણે રહેવું શું ખોટું છે તો બ્રાહ્મણે સારું બ્રાહ્મણ સરખી રીતે બધાને કામ આપી શકે તો શું બ્રાહ્મણ ભૂલી જવાય બ્રાહ્મણ હોય તો ના ભૂલાય શું વૈશ્ય રહેવાય તો વેપાર ધંધા પાણી ભૂલી જઈએ એ ચાલે જ ને પણ આપણે એમાં ના હોઈએ એમાં નવનીતભાઈ સમજાવવા મને બહુ સાહેબ હા બહુ અનુભવ કરે છે કે બધા જઈને કલાક જવાનું સરદાર મુખ બરબારા એમના એ મુખ્ય એટલે ભસ્મક ગ્રહી પકડ થી આ મહાત્માઓ જે મુક્ત થયા છે ભસ્મક પકડ માં તો આખું ભારત વર્ષ થયું પણ એમાં પણ આ મહાત્માઓ મુક્ત થયેલા છે હવે તેજી મંદી ના નિયમથી છે પાછા એટલે એમનો સ્ટોક ચડે ને એ ઊંચે ચડેલો ભાગે છે એને પાછું પાડે પાડે મોડું ઢીલું કરે તો ચડવા જાય પાડે ચડે પાડે કઈ જાતના તેજી મંદી નિયમથી શું એમને સમજાયું નહીં કે આ તેજીમાં મંદી નો અનુભવ કરવો જોઈએ આપણે કે જેથી મંદી માં આપણને તેજી થાય એવું આવે પણ એ ના સમજારમાં રિંગમાં ચીમન કાકા જતા હતા એક બધા અનુભવ લેવા કે બતાવો તો ખરા તમારી ગભરાઈ ગયા આપડે તો ખબર છે ને રીંગમાં જાય ત્યારે અરે કેટલી બધી એ બધું હાનિ વૃદ્ધિ થઈ ગયા આપણે એટલે આપણે આપણું કેન્દ્ર પામી ગયા આપણું શુદ્ધાત્મા સ્વરૂપ કેન્દ્ર પામી ગયા જે આપણો વ્યવહાર વર્તુળ છે અને વર્તુળમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આપણી વ્યવહાર શુદ્ધિએ કરીને કે જેથી આપણી સરખી થતી જતી જાય અને પરિણામ આપણને પ્રાપ્ત થતો આપણે ખુલતો જતો જાય એટલે આપણે જ આપણે આગળ પ્રત્યક્ષ થઈ જઈએ જેટલું પરોક્ષપણું છે તે આ અજ્ઞાધરમાં આપણને પ્રત્યક્ષપણું કરાવે છે આપણને જ આપણી આગળ અને પછી આપણે બધે જ આપણે ધીમે ધીમે આપણો વ્યાપ થતો થતો બધામાં આપણે આપણને થાય પણ એમાં કઈ કહે છે ઉતાવર કરે ના ચાલે એક જ અવતારી છે એક અવતારી પણ થઈ શકે એવું છે મારી પાંચમાંથી એક જ આજ્ઞા જેમ છે તેમ કહ્યું છે તો એક જ આજ્ઞા તો કેટલું અમે ક્યાંથી શું શું પછી ના કે આજે મહાત્માથી એવી એક જ આજ્ઞા એક જ આજ્ઞા પણ રહેવું કઈ સહેલી વાત નથી સહેલી નથી ગવા દ્રષ્ટિ છું રહેવું છે પણ એને પછી આખો કેમેરામાં કેન્દ્રિત કરી નાખે તો કામ થઈ જાય છે સારી રીતે આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ મૂકી જ દેવાનું છે તું શું થઈ જવાનું તું ત્યાં હિસાબ વાત તો કશું થવા નથી અને હિસાબ છે ચૂકવાઈ જ રહેશે નહીં હમ તમારે ચૂકવવા ન હોય જરા શાંતિ રાખવી છે તો ચૂકવનારા પેલી પરાળે બેસને લઈ જાય કતલખાને અને ગોદા મારી મારી આપણે જેવું કહે છે બહાર ગોદા ખાવા એમ કે છે એટલે તેજી મંદિરની એમથી છૂટીએ પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા એટલે આપણને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે મન કાયના આવરણમાં જરૂર છે પરંતુ ઉત્કૃષ્ટ એકતા એક અવતારીપાણું આખું તીર્થશંકર ભગવાનના દર્શન કરતાં જ આપણે મુક્ત થઈ જેવું છે પણ એને પછી શબ્દોથી નહીં લેવાનું બહુ એને સમજથી લેજો હું દાદાએ કહ્યું છે કે અમે કે દાદા અમે જઈશું પછી અમે તમને ઓળખી શકીશું તો કેમ ઓળખાઈ જાય ભાવ વિજ્ઞાન જ આખું એવું છે ભાવવિજ્ઞાન ભાવથી ભાવ મળ્યો ને ભાવથી ભાવ ને સમજાવ્યો શાંતિ છે આપડે બધા હાથે જવાનું કે જય સચિદાનંદ કવિરાજ ચાલો ઘડિયાળ કે છે હમણાં कौन है कविराज एक अपनी पराभक्ति बोला आँखों बंद कर लाभ लाई लो बेसो शांति दस पांच मिनिट चलो त्यादी हूँ जाऊँ छू कविराज चलो થી ત્રણ અહી જ કીર્તન ભક્તિ રહેશે કસાઈ ના ઉપવાસીઓ હાથ ઉંચા કરજો વેરી ગુડ નીકળ્યા પાંચ સાત જણા નીકળ્યા પાંચ વાગે કનુ દાદાશ્રી ના દ્રષ્ટિ દર્શન सोने ने लाभ मै जय सच्चिदानंद